જયસ્વામિનારાયણ ભ્રજગોવિંદ્રજગોવિંદ ગોવિંદમ પ્ર ડુક્રો કરણ ભજ ગોિંદજ ગોવિંદ ભગવદ્ ગીતાધીતા ગંગાજલવકણીકા પીતા સકૃદ મુરસમર્ચા તસમા કુર તે ચર્ચા ભજ ગોવિંદ भज गोविंद भज भज भज गोविंदम गोविंदम गोविंद भगवत गीता किंचिधीता गंगा जल लव कणिका पीता सकृदप मुरारी नुरारी तस्य तस् किम कुरुते चर्चा भगवत भगवदगीता थोड़ा अध्ययन करम दूत अड़ी शक नहीं अपने सांभी लीध गंगा जल लवकणिका पीता थोड़े गंगा जल नु बुंद पीधे यम पूरी ना थी। ये पन आपने गया शुक्रवार तीज बाबत आ श्लोक में शंकराचार्य जीए कही सकृद मुरारी समर्चा सकृत एट एक वार सकृतम एक वार अपी एट एक वर पे नड़े पेने मुरारी एट भगवान समर्चा एट्ले पूजा कर अर्चा एट पूजा कर एक वर पे भगवानी पूजा कर ભગવાન ની પૂજા કરી એને શંકરાચાર્યજી કે યમદૂત એનું નામ ન લઈ શકે તો તમને તેમ થાય કે આપણે ધ્રોજ કરીએ છીએ વૈષ્ણવાચાર્ય શંકરાચાર્ય ગીતાજી નો જ્ઞાન માર્ગ ગ્રંથ વિશેષ તત્વ એમાં શંકરાચાર્યજી એ વિશે એ વિશે મહિમા કહે તો એ સ્વાભાવિક છે પણ ગંગાજી નું કહે એ ચાલો શંકરાચાર્યજી આખી એક ભારતીય સંસ્કૃતિના પુનરુધારક હતા એટલે એ વાત આવે પણ ભગવાનની મૂર્તિ પૂજા પૂજન એકવાર કર્યું એનું યમદૂત નામ ન લઈ શકે ત્રણેયનો મહિમા તો છે પણ શંકરાચાર્યજીએ એટલો બધો કહ્યો એટલો બધો કહ્યો કે વિશેષ કહી ન શકાય ગંગાજળનું પાન કરે અને ન થાય દુરોગતિ ન થાય સમજ્યા એક બુંદ પી લીધું પર્યાપ્ત પર્યાપ્ત એનાથી વિશેષ કે એક વાર જેને ભગવાનની પૂજા કરી યમદૂત અડી શકે નહીં નામ લઈ શકતો હશે કે પ્રશ્નાર્થકિરો એનું શું નામ લઈ શકે યમદૂત એટલે એકવાર પૂજા તો ભારત ભારતમાં મોટા ભાગના કરી લેતા હોય છે પુરુષો અને રાજકારણીઓ એ પણ કોઈ ને કોઈ જગ્યાએ મોટા તીર્થધામમાં એક વાર ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર જિંદગીમાં પૂજા કરી લેતા હોય છે અને એ યમપુરીને યમદૂતના શકજામાંથી છૂટી જાય આપણને ગમે નહીં છૂટે કેમ મને તો ગમે આટલા બધા પાપ કર્યા પછી મોટા જે મહામ છે પ્રસિદ્ધ ધામો એમાં દેખાય છે અને આમાં શંકરાચાર્ય એકવાર પણ પૂજા કરી એને એમ તો તડી શકે નઈ મારા આ તો ફાવી જાય એટલે આપણે જો દુઃખ થાય એમ છટકી જાય એનું તો શું ખરેખરી એકવાર પૂજા કરીને આ બધા છટકી જતા હશે મન હા ના પાડે કઈ તો શંકરાચાર્ય જે લખ્યું ખોટું સમજીને લખ્યું છે ભગવાન પૂજા પાછી મુરારી એટલે સાકારરૂપ ભગવાનની પૂજા જે લોકોને મૂર્તિ પૂજાનો વિરોધ છે કારણ કે કોઈ ભગવાનને નિરાકાર માને આપણે તો ભગવાનને સાકાર અને નિરાકાર બે સ્વરૂપ ભગવાનના છે સાકાર થતા સર્વત્ર નિરાકાર પણ એ વ્યાપક છે આપણને નિરાકારનો પણ વિરોધ નથી કારણ કે નિરાકાર ભગવાન વ્યાપક જ છે સર્વત્ર પણ જે લોકો નિરાકારને જ માને છે એવા ઘણા બધાને તો એને મૂર્તિ પૂજા નથી ગમતી મૂર્તિ પૂજાને જૂઠી માને છે ટીકા કરે છે કે ભાઈ આ તમે શું કરો છો અને પછી એવા બધા કઈ મહાપુરુષોના વાક્યો એ ટાંકતા હોય છે પ્રવચનમાં એમાં ખાસ કરીને આ તો તમે સાંભળ્યું હોય કબીર સાહેબે સાખી લખી છે કે પથ્થર પૂજે મૂર્તિ તો પથ્થરની હોય પથ્થર પૂજે હરી મિલે તો મેય પૂજું પહાડ આ પથ્થરની મૂર્તિઓ તમે પૂજો છો એ પથ્થર પૂજે જો ભગવાન મળતો હોય તો કબીર સાહેબ કે હું પહાડ પૂજું લો એમ કહીને આ મૂર્તિ પૂજાના વિરોધની બધી વાતો ટાંકતા હોય છે એટલે છે જે આપણને કબીર સાહેબ અવાણી ગમે તો નહીં જ ને આવું બોલે કબીર જેવા મહાત્મા બોલે કે પથ્થર પૂજે હરી મિલે પહાડ પણ મને ઉઠો છે કબીર સાહેબ એ બહુ સાચી વાત કરી સાચી એટલે એક લાખ ટકાની સાચી વાત કરી છે કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ બરાબર છે એકદમ સાચી વાત છે મૂર્તિ શાની હોય શાની હોય પથ્થરની તમે પથ્થર માની ને જ પૂજો तो भगवान न मे पर यह साक्षात हरि मानी पूजो तो हरिमे पत्थर मानी जिंदगी पूजे राखो मोटे भागे पूजारी लोग भाव राखव कठन हो पत्थर मूर्ति दरिमानी पूजे साक्षात कबीर साहेब नु केव है समझो छु કે પથ્થર માનીને પૂજ્ય રાખશો તો તમે પહાડ પૂજો ને અને પહાડ ને હરી માનીને તમે જો ગોવર્ધન પર્વતને થાળ ધરાવ્યો અન્કુટ કર્યો તો સાક્ષાત ભગવાનને પહોંચ્યો સાક્ષાત ભગવાન છે એમ માની ને પૂજો તો ભગવાન મળે કેટલો સરસ વાત છે આમથી આમ જો સમજો તો એટલે એક વાર પૂજા કરે ને તો બેડો પાર થઈ જાય પણ પૂજા કરતા આવડે તો આ બધામાં બહુ સરસ વાતો હોય છે એટલે આપણે સમજવાનું છે કે આપણે પૂજા કરીએ છીએ પણ ખરેખર પૂજા કરીએ છીએ એમાં પેલી શરત આ કે મૂર્તિ પથ્થરની હોય ચિત્ર હોય કાષ્ટની હોય જે હોય તે ધાતુ હોય પણ એ બધા ભાવ ટાળીને પૂજા કરવી એટલે પ્રત્યક્ષ પ્રગટ હરી બેઠા છે પ્રભુ બેઠા છે એમ માનીને પૂજા કર્યજી બહુ પ્રબુદ્ધ પુરુષ છે એમણે શબ્દ શું વાપરો સકૃત અપી એ મુરારી અર્ચા નથી કીધું જો વાંચો શું કીધું છે समर्चा शब्द है समा अर्चा एटा समनो अर्थ थे सम्यकपणे सम्यक, सम्यक एट यथार्थ यथा योग्य जेम करी जो पूजा करे तो एक बार पूजा करेड़ो पा શબ્દ વાપરીને કમાલ કરી છે પણ મેં ઘણી જગ્યાએ મામા થોડું થોડું ક્યાંક લખવી જોયું કોઈએ સમ શબ્દ શંકરાચાર્ય નથી પૂજા પૂજાની વાતો ગોથા મારે આમથી આમ ગોથા મારે પણ આમાં કીધું છે એ વાંચો ને સરખું સમ શબ્દ તમે ચૂકી જાઓ છો એટલે પછી તમારે વગીઆ કરવા પડે છે શંકરાચાર્ય ચોખ્ખું કીધું સમ્ય ખર્ચા જેવી કરવી જોઈએ જે રીતે કરવી જોઈએ એમ પૂજા એક વાર કરે બેડો પાક બરાબર છે શબ્દ વાપરીને કમાલ કરી છે તો જેમ પૂજા કરવી જોઈએ તેમ પૂજા એની શરત એક પેલી પ્રત્યક્ષ ભાવથી પ્રગટ ભગવાન બેઠા છે હા જ્યાં સુધી આમાં ચિત્ર દેખાય ત્યાં સુધી કામ ના જેટલી આંખમાં આપણી દ્રષ્ટિમાં સમજણમાં એ બધા ભાવ હટી જાય તો એમાં સમાય ના શકે લો હા એમાં સમાય ના શકે એની તાકાત બાર ની વાત થઈ જાય પછી પ્રત્યક્ષ તમે જે રીતે એટલે આપણે બધા જે માનો કે પૂજા કરતા હોય બધાને તો ના કેવાય ઘણા સમજીને કરતા હોય થોડું સમજ્યા હોય તો પછી કઈક તો જ સમજણ આવી કેવાય ને કે એવું થોડુંક છે પણ મોટે ભાગે જનરલી આપણે પૂજા કરીએ તો એમાં વિચારવાનું તમારે ઘેરે અથવા તો તમે મુખ્યમંત્રીને પાસે બેઠા છો કોઈ મીટિંગમાં હવે તમે કેમ વર્તો પૂજા કરી આવાહન કર્યું ઠાકોરજી બિરાજા બસ આપણા હાવ ભાવ બંને બદલાઈ જાય તો સમજવાનું કે આપણે માયના છે સામે બેઠા છે તમે હા બધું કરતા હોય હું અહીં આવીને બેસું તો તમે થઈ ગયું ને અમારો અહીં ફોટો મૂક્યો કઈ ના થાય પણ બેઠા આવીને તો કેમ થઈ ગયું પ્રત્યક્ષ થઈ ગયું ને મુખ્યમંત્રીની સામે તમે બેઠા હો વિશિષ્ટ વ્યક્તિની સાથે બેઠા હો અબ્દુલ કલામ જેવા કોઈ પ્રબુદ્ધ માણસ સાથે તમે ફોનમાં કેમ કરશો એવું કરશો ગપ્પા મારશો અથવા તો તમે શું ટુવાલ પેરીને મળવા જાશો ત્યારે ઘણા એવા ન તો નહી કેવાય રતન ટુવાલ પેરી પૂજા કરતા હોય કેવું લાગે તમે એક સામાન્ય માણસની સામે પણ તમે ટુઆલ બેસીને પહેરીને મહેમાનની સામે ઘરે નથી બેસતા તો આમ મને ક્યાં માન્યું કે સામે ભગવાન બેઠા છે અડધા પરધા વસ્ત્ર પહેરીને કેમ બેસી શકાય વિચારો જેને એ પૂજાના વસ્ત્રોમાં કચાશ હોય પહેરવામાં તો સમજવાનું માયના જ નથી ભગવાન સામે બેઠા છે કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ આવ્યા આપણે આ છોકરાઓ તો અહીં કોણ અમદાવાદ મેને ઓળખે છે ગામડેથી ભણવા આવ્યા છે પણ આપણે તમે જોયું અને કહ્યું પેલું પોસ્ટ બોક્સ પડ્યું છે એમાં પત્ર ડ્રોપ કરી આવો તો શર્ટ પહેરશે વાળ હરખા કરશે એની સગાઈ માટે ઊભું છે કોઈ કે જોઈ નક્કી કરે મૃત્યુ કેવો છે પણ એને ખબર છે કે કોઈ મને જોશે તો ભગવાન સામે બેઠો હોય તો એલ કેમ બેસાય પૂજાના વસ્ત્રો બદલી જાય હાવ એટલે શરીરની ડિસિપ્લિન શિસ્ત બદલાઈ જાય તો સમજવાનું કે ભગવાન પ્રગટ માયના છે તરત આમ આવી જાય બદલી જાય ગોંડલમાં દાસી જીવણ થયા એનું મૂળ નામ તો જીવનદાસ હરિજન હતા પણ ભગવાનના ખરા કૃષ્ણના ભક્ત ભજન એવા ગાય આજે પણ દાસી જીવણના ભજન બઉ જ ગવાતા હોય છે સરસ લખ્યા છે કૃષ્ણ ભક્તિ સાક્ષાત્કારી પુરુષ સખી ભક્તિ નરસિંહ મહેતાની જેવી રાત્રે ભજનો થાય ગોંડલ ના મહારાણી ભજન એટલે બોલી ક્યાંય એવું હશે તો ભજનમાં આવે હવે એક બે દિવસ આમ મહારાણી આવ્યા ને પછી એને ભજન ની શરૂઆતમાં આવીને બેઠા અને દાસી જીવનને પ્રશ્ન કર્યો કે ભક્તરાજ મારે પૂછવું છે પૂછો તો કે આમ તમે સ્વાભાવિક રીતે દિવસે તમને જોઈએ કે ભજન પેલા તમને જોઈએ તો તમારા વસ્ત્રો સાદા કઈ પેલું નહીં એમનું પેલું હોય પણ તમે ભજન કરવા બેસો છો ત્યારે આટલા બધા રામ સાગર શણગાર કરો તમે આખા બદલાઈ જાઓ છો આમ એકદમ ઠાઠથી આવો છો અને ભજનમાં બેસો છો તો ત્યારે સાદગી કેમ મૂકી દો છો દાસી જીવન કે મહારાણીજી તમે અહીંયા આવો છો શાના માટે સોનાના ઘરેણા ને એ બધું પહેરીને શું કામ આવો છો તમારે સામાન્ય સ્ત્રીની જેમ સાદા વસ્ત્રો આપેરીને ઘરેણું એક ના પહેરવું જોઈએ અને સાવ સાદી સાડીમાં સાદી સાડીમાં આવીને વસ્ત્રોમાં બેસીને આ ભજન સાંભળતા હો એટલે મહારાણી શરમાઈ ગયા કે હું સાવ સાદી સાડીમાં અલંકારો મારો ગોંડલ નો મહારાજા છે એની આબરૂ જાય ત્યારે દાસીજીવણે કહ્યું કે મહારાણી તમને ખબર નથી હું જયારે કૃષ્ણની આરાધ ઉપાડું છું ત્યારે ગોલોકાધિપતિ સાક્ષાત આવે છે હું એની દાસી છું અને લગર વગર બેઠો તો એની આબરૂ જાય એટલે હું સજી ધો જોઈએ હોવા જોઈએ ને એક જ ક્રિયા છે જો રજો વિચારો તો રજો ગુણી લાગે ભાવ જુઓ તો આખો જુદો દુઃખ એમાં આપણે જયારે પૂજામાં બેસીએ ઘણા બધા જ એના પોતાના શરીર અફલાતું હોય દરેક ચશ્મા મોબાઈલ પણ એની પ્રાત પૂજા તમે જોવો પર્સનલ પેટી પૂજા તો એને દર્શન કિરા જેવા ના આવે ચોળાઈ આસન હોય ચોળાઈ ગયેલી ગૌમુખી હોય એવું બધું પેટ્રોમિક બતીના મેન્થલના બોક્સ આવતા હજી ઘણા ની પૂજામાં જેવું ડુંગડું કેવું લાગે કટાઈ ગયેલું આવું બધું અરે ભાઈ તમે બચો અઢીસો પાંચસો રૂપિયા ની સરસ મજાની આમ પૂજા રાખીને ચાકા જેવી રાખો ધોઈ ને ઠાકોરજી બેસવાનો છે અને હું તો તમને એ સલાહ દઉં કે આપણા આટલા નાનકડા વસ્ત્રમાં આપણી વ્યવસ્થા છે આટલી પણ એટલામાં ઠાકોરજી સંતોષ સાથે આવીને બિરાજતા આપણી પૂજામાં તો મનથી ગાદી તક્યા રોજે નવા નવા રંગના બિછાવી દેવાય સેકન્ડ ના વિધિના સેકન્ડ એ સરસ અને પછી ઠાકોરજી બેસે ગાદી તક્યા હોમ બેસે હાથ રાખીને સંતોષ બેસે એમ પૂજા થાય અને ધરાવો સાકરની ગાંગડી કે ભલે થોડું ધરાવો પણ રોજ લડાવી ભાવ હોય તો થાય સાકર ની ગાંગડી દેખાડીને કાઢી મૂકો હ લઈ લેવા મારી કણી કોણ પૂજા મૂર્તિ જાજી રાખે ત્રણ સાકર ની મૂકે હવે એમાં હનુમાનજી હોય ગણપતિ सन्तोतन वटा होटा सदगुरु महाराज बद ले सुधार खूब भाव थी प्रत्यक्ष भाव थे बढ़े तर मानिए प्रगट बैठा प्रत्यक्ष आप घरे कोई आए न शू जो बध शिखवा वगर समझाव આમ પૂજા થાય તો એ કેમ ના આવે એમ આપડો ભાવ જોઈ ને આવે તો કઈ ના પૂજા કરતા હોય ને હવે પૂજા કર્યા વગર ચા ની લાગી હોય પીવા પીવી પડે રસોડા બાજુ નજર હોય થઈ ગયો અથવા કે ચા થઈ કેવી પ્રગટ ભાવની પૂજા છે તમે જોવો ગૌમુખી ને ઝાપટ મારતો જાય આમાં પૂજા છે છોકરો ખોળામાં લઈ ને ઠાકોરજીને ધરાવે પેલા એ બે દણે હાંકરના ગાંગડા હોય એ છોકરો ખાય હા છોકરું માંદું સાજું સાજું માંદું હોય ઘરમાં કોઈ ન હોય તો એને સંભાળીએ એ એક ભાવ છે આપણે એવા કે જળ નથી કે ભાઈ છોકરું બાળક છે માંદું હોય ઘરમાં કોઈ સંભાળનારું ન હોય રડતું હોય આપણે પૂજા કરીએ તો બેસાડીએ બેસે એ બોલો બેસે સાચવીએ એ ભગવાનનું એક અનેરું રૂપ છે પણ હવે મોહ થી તમે પકડીને ભોળા બે સારો એ પૂજા નથી પૂજા કરે ને પૂજા નહીં કરી તો પૂજા કરી જ નથી ને ઘણા તો પૂજા કરતા કરતા જાત જાતની સૂચનાઓ આપતા જાય મોબાઈલો હોય ફોન હોય આ હોય તે હોય એમાં જે આમ સાસુઓ હોય ને એ વળી ચશ્મા આવી ગયા હોય સુંદરકાંડ કે ગીતાજી કે આમ ધ્યાન હોય નઈ જરા કઈક પડે આખરે શું આદર્યું છે આ બધું તમારા બાપ ને ત્યાં જ લાયા છો ભગવાન ને થાય મને કે છે કે કોને કે છે ભગવાન બેઠા છે ગમે એટલું ઊંધું ચું થઈ જાય તો શું મહિમા છે રાજકોટના કડિયા માવજી મિસ્ત્રી બઉ ગરીબ એ તો ઈન શોર્ટ કહું છું મૂળ વાત બીજી છે ગુણાતીતાનંદ સ્વામીના પગમાં પડ્યા સ્વામી કેમ કરવું લે દારિદ્ર છે હા જા ડાળિયા લઈ આવી થોડા માવજી મિસ્ત્રી ડાળિયા લઈ આવ્યા સ્વામી એ ડાળીયાનો ભૂકો કરાયો ખાંડે બપોરે સંતોની પંક્તિ પડી બધાને ઠાકોરજીને ધરાવી ચપટી ચપટી સંતો આપી દીધા નથી આ માવજી કડીયા નું દારિદ્રધા ડાળીયા માવજી ને કીધું જા માવજી કરાચી વિરે અરે કરાચી કેમ જવાય કાવડિયા જોઈ ને માંડ માંડ વેત પીડ્યો એમાં કરાચી ક્યાંથી થાય જા અમારા આશીર્વાદ છે એમાં એક મુસલમાન ની સાથે આ કન્સ્ટ્રકશન નું શરૂ કર્યું માવા મુસાની કંપની સ્થાપી કરાંચી માવા મુસાની લાખો કમાયા એ વખતે પછી તો જુનાગઢ દેશમાં રાજકોટમાં ખૂબ મોટા બધા બે આચાર્યોને બે દેશમાંથી બોલાવીને ખૂબ મોટા ઉત્સવ સમય આવો ને ખૂબ સેવા કરી પણ ભથરાજ હવે જોવાની વાત છે ભગવાન પૂજામાં બેઠા છે ભાઈ તો મોટા મોટા કામ રાખતા હોય તો કરાંચી રહેવાનું ત્યાંથી કંઈક પ્રદેશ જવાનું હશે રાત્રે સ્ટીમર ઉપડે માવજીભાઈ એમાં બેઠા આખી રાત સ્ટીમર ચાલી ગઈ સવાર પડવાનું થયું ત્યારે એક વચ્ચે કોઈ બંદર આવ્યું ત્યારે સ્ટીમર ઊભી રહી એટલે માલજીભાઈને એમ થઈ ગયું કે અહીં સમય મળી ગયો છે તો હું નાઈ ધોઈને બરાબર પૂજા કરી લઉં નાહી ધોઈ અને બંદર ઉપર જગ્યા હશે એક બાજુ બેસીને પૂજા પાથરી અને તિલક ચાંદલો કરી માનસી પૂજા કરી ઠાકોરજીનું શ્રીજી ભગવાન સ્વામિનારાયણ આવાહન કર્યું મહારાજ બિરાજા અને મહારાજનું માનસીમાં કરે એમ પૂજન ચાંદલો કર્યો સરસ મજાના ગુલાબના મોગરા ના પુષ્પનો હાર આમ ધરાવ્યો ભાવથી આમ જોતા જાય મહારાજ મનોમન હાર ધરાવતા જાય મહારાજ ને ચાંદલો કરતા જાય સાથે સંતો પૂજા એ જ વખતે ઓલી સ્ટીમર ની વિશાલ હવે શું કરવું અહિયાં ખબર પડે પણ માવજીભાઈ કે ભલે વાગી મહારાજ આવ્યા છે પ્રભુ આવ્યો છે હું પૂજા કરું છું આમ કેમ એને છોડીને જવાય કરતા જ રહ્યા પૂજા સ્ટીમર બીજી વેસલ મારીને ઉપડી ગઈ હવે જાય ક્યાંય એ જમાને થોડુંક સગવડતાઓ છે સ્ટીમર ઉપડી ગઈ અને માવજી મિસ્ત્રી એમ જ મહારાજનું પૂજન કર્યું માળા કરી દંડવત કર્યા પ્રદક્ષિણા કરી દંડવત કર્યા મહારાજને સરસ મજાનો ભોજન કરાયું હવે એ તો પૂજામાં લઈને થઈ ગયા આ માયના કહેવાય પ્રગતિ આ સામે બેઠા છે ને હું કેમ રીતે કઉ એ મહારાજા ભાગો એમ કઉ કરતા જ રે જેવી એની ઉંમર સામે બેઠા છે હવે સ્ટીમર તો ઉપડી ગઈ દૂર દૂર દૂર દૂર નીકળી ગઈ ત્યાં પછી આમાં વળાક આવ્યો વળવાનું સ્ટીમર થયું તો કેપ્ટન હતો ને એને આમ જોયું કે માણો આટલા વહેલી સવારમાં બંદર ઉપર તો આવા વસ્ત્રોમાં કોણ હોય આપણો યાત્રિક તો કોઈ નથી રહી ગયો એ જ લાગે છે પણ એકવાર ઉપડી ગયેલી બંદર થી પાછી આવે નહી આવું થયું હોય કે કોઈ રહી ગયો છે તો ખીજમાંન ખીજમાં કોઈ એને ધ્યાન ના આપે અને ઉપડેલી સ્ટીમર પાછી તો આવે ને ઉપડી ગયેલું પ્લેન કઈ એક પેસેન્જર માટે પાછું આવે ડોર બંધ થઈ ગયા પછી ખુલે નહી પણ પેલા કપ્તાનમાં ભગવાન બેસે ને તો કપ્તાન થયું કે જે આપણો યાત્રિક પૂજા કરતો હશે આવા વસ્ત્રોમાં આપણે મૂકીને ચાલ્યું જવું ઠીક નહીં સ્ટીમર પાછી વાળી અને ત્યાં આવીને પહોંચીને ઉભી રહી ત્યાં ભગત ને આરામથી પૂજા થઈ ગઈ એ બધું વિસર્જન કરે પૂજા લઈ સ્ટીમર માં ચડી ગયા સ્ટીમર હાલી ગઈ કેવા ભગવાને કેવું એનું કામ કર્યું અને પેલા એ કેવું એમ મહિમા જાળવો મહારાજ સામે બેઠા છે ભગવાન બહમણા આપણે જોયું એમ હવે થોડી વાતમાં એ સાસુ વહુ નું હાલ્ય રાખતું હોય ક્યાં પ્રગટ પાવે એડો મોટો કોઈનો બિઝનેસ હોય ગમે તે હોય પણ પૂજામાં એ બિઝનેસ ચાલતો હોય તો ભગવાન સામે બેઠા છે આપણે ઓલી વાત તો સાંભળી છે ને કે શિવલાલભાઈએ ખાલી વ્યવહારનું એટલું જ કીધું ધ્યાનાનંદ સ્વામી સાંખ્યાનંદ સ્વામી બોટાદ આવેલા તો શિવલાલભાઈ પૂજા કરે મારે પ્રગટ આવે સંતો આવીને પૂજામાં બેસે દર્શન કરે એકવાર એના કામદારે પૂછ્યું કે આ માલ આવે છે તો ક્યાં ગોડાઉનમાં ઉતારવું છે ખાલી એટલું જ કીધું ફલાણા ગોડાઉનમાં ઉતારજો બે સંતો ઉઠીને બીઆઈ ગયા પૂજા કર્યા પછી શિવલાલ પૂછ્યું કે કેમ આજ સંતો છેક સુધી બેઠા નહીં તો તું રૂડો રૂપાળો છો વાણિયાનો દીકરો છો લાખો પતિ એટલે તારી પૂજામાં બેસીએ છીએ એટલે તું પૂજા કરે છે ત્યારે સજાનંદ સ્વામી સાક્ષાત આવીને બેસે છે એટલે અમે દર્શન કરવા માટે આવીએ છીએ પણ આજે ત્યાં થોડી વ્યવહારની વાત કરી ઉઠીને વૈયા ગયા પછી ત્યાં બેસીને અમારે શું કરવું છે બઉ મોટી વાત છે એવું નથી કઈ પણ એમાં કઈ રીતે વિવેક એ બધું સમજવા જેવું છે એવું નહીં એ તો ભગવાન સમજતા હોય ક્યારેક કેમ બોલવું શું બોલવું ન બોલવું પણ ચાલી જતું હોય તો જરૂરી નથી પણ આ માવજીભાઈ ને તો નતું ચાલે એવું છતાં પણ એને મનમાં કેવા વિચારોથી પકડ્યું છે ગજબ છે ને બાકી મેં અમે નજરે જોયું હતું આપણે સ્પેશિયલ ટ્રેનમાં હું હતો ને છઠ્ઠી કે શાસ્ત્રીજી મારા સાથે તો એક જગ્યાએ ટ્રેન ઉભી રહી એટલે મોટે ભાગે બધા ટ્રેનની અંદર જ પૂજા કરતા એટલે ગમે ત્યારે ઉપડે વાંધો જ નહીં પણ હવે અમુક ને પાછો પવન જોઈએ ને આમ જોઈએ ને ખુલ્લું જોઈએ ને એ બધા શોખીન હોય ને તો એ વળી આમ હું આ બારી પૂજા કરીને મારે વહેલું હોય ગુરુ શેમ રહેવાનું એટલે પછી હું બારીએ બેઠો એક ગણો હા બેઠો પૂજા કરીને મેં કીધા ટાઈમ હવે એટલો નથી કે આ બેઠો છે ને પૂરું થાય પણ મેં કીધું ઘણા પૂજા બહુ ઝડપી હોય એટલે કદાચ થઈ જાય હવે બેઠો ને આવાહન કર્યું ત્યાં જ ગાડીનું પેલું શું કહેવાય સીટી વાગી વિસલ વાગી અને ઘડીક વાર તો બેઠો રહ્યો પણ બીજી વાગે પછી ધીરે છેડા પકડી થોકડી શું હા શું મને દાંત આવ્યા છે હા કોથા ખાઈ ગયા અંદર બધા ભૂકંપ થઈ ગયો એવું થઈ ગયું પ્રગટ જાણે ભગવાન બેઠા છે એવા ભાવથી પૂજા કરે તો સમય પૂજા કરી કેવાય બાકી પેલી વાત આપણે સાંભળી છે બહુ કે એક જણો શાલીગ્રામની પૂજા કરતો હતો એના ઘરના પાણી ભરવા ગયા અને કોઈ હાજર નહોતું અને કૂતરું આવ્યું અને રસોડા માં હવે રોટલી બનાવેલી અને એ કૂતરું ઉપાડી જાય તો ઉપાધિ થાય ને અને સમય નહોતો કે હડકારો કરી શકાય શાલીગ્રામ લઈને કૂતરાને વળગાડ્યા બોલો એને શું માન્યું હશે શાલીગ્રામ લઈને ફેરવીને કુતરા માર્યા કુઈતરા ને વાગી ગયું ભાગી ગયું પછી થયોગ્રામ લીધા સેવા કરી કામમાં જ આવ્યા એને તો શું માન્યું છે ભગવાન કેટલાય વખત થી પૂજા કરતા છે છતાં આવું કર્યું તો શું હશે એમ પછી કબીર ને લખવું પડે કે નઈ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ આમાં મળે હરી એને પથ્થર જ માનો ને નહીં કૂતરાને કેમ મરાય પ્રગટ ભાવ એટલે પ્રત્યક્ષ માને વિશિષ્ટ વ્યક્તિ આવે ત્યારે આપણા હાવભાવ ફરી જાય હાવ એટલે શરીર એની સ્થિતિ બદલાઈ જાય ભાવ એટલે મનના ભાવ બદલાય જાય પ્રત્યક્ષ શ્રીજી આવ્યા છે મનના ભાવ બદલાઈ જાય રામકૃષ્ણ પરમહંસ માતાજીની પૂજા સેવા પૂજામાં રાણી રાસમણીએ મંદિર કરેલું માતાજીનું કલકત્તા એને પૂજા સેવા પૂજામાં રાખ્યા પરમહંસજીનું તો ખાતું એવું કાંઈ સમયસર ચાલે નહીં બધું પણ એ એટલા ભોળાને આમ ભલા એવા લાગ્યા અને બીજું કારણ હતું કે કોઈ એ રાણી રાસમણી આમ શુદ્ર જાતિના હતા એને મંદિર બનાવેલું કોઈ બ્રાહ્મણ પૂજારી માં આવતો જ નતો અને પરમ તૈયાર છે બીજા બધા એ વિચારે એ આવ્યા હતા એને તો મન પડે ત્યાં આરતી કરે વિચાર કરો એને હાળ ધરાવે તો કોઈએ ફરિયાદ કરી કે આ પડદો પાડી અને પરમ થાળ ધરાવે છે રામકૃષ્ણ પરમ જ પણ પોતે ખાઈ જાય છે વાત સાચી હતી પછી રાણી રસમણી ફરિયાદ કરી પણ કે આવું છે તમે આને રાખ્યા છે પણ આ માતાજીની થાળ ધરાવે પડદો પાડીને પોઈતે ખાય છે પાછો એવું છે હા હા કે બધું ચલાવી લેવાય આરતી નું આગુ ચલાવી લેવાય પણ માતાજીને થાળ ધરાવે પોતે ખાઈ જાય એ તો કેમ ચલાવાય આપણે અહીંયા વિચારીએ કે આ ખોટું છે પણ હું તપાસ કર્યા વગર ન કઉ એને આદર પરમજી પ્રત્યે એટલે હું પોતે જાતે તપાસ જાતે તપાસ કરી જોઈજો ખોટું નથી બોલતા રાણી રાજવાણી છુપાઈ ગયા જોજો ભાઈ આ ભાવ બદલાય જાય પ્રત્યક્ષ ભગવાન માનતા હોય પથ્થરના ભાવ ચિત્રના ભાવ ટળી ગયા હોય તો તો એ પરમજી થાળ લાવ્યા રાણી રાસમણી છુપાવીને બેઠા છે અને પરમજી થાળ મુક્યો થોડી વાર બેઠા બે પાંચ વાર કીધું જમો માં થાળ વાળ કઈ ન હોય જમો થાળ જીવન જવું એવું કઈ પદબદ્ધ ન હોય રામકૃષ્ણ પરમજ પાસ જમો માતાજી તમારા માટે લાવ્યા છો એક બોલ્યા માં જમો સમય થઈ ગયો છે જો જમો બે ત્રણ વાર કયું એમ કઈ પથ્થર મૂર્તિ એમ કઈ જમે પછી એને પથ્થર નતા માનતા ને એને તો માં સાક્ષાત બેઠી છે બે ત્રણ વાર કીધું તું જીમા નહીં આ રોજ આવી રીતનો એનો ક્રમ એટલે પછી પરમજી બોલ્યા હા હા હા હવે હું સમજ્યો તું માં છું હું દીકરો છું દીકરાને જમાડ્યા વગર માં કોઈ બી જમે નહીં હું થોડું રાણી રાસ મળે જોયું મારા સાચે ટે છે અને ખરેખર એ તો જમવા જ મીડ્યા પછી થાળી માં જમે બે પાંચ ગ્રાસ આપ પૂરી ભજીયા જે કસે બધું જમે લે હવે દીકરાએ જમી લીધું હવે માં તું જમ અને ખરેખર આમ માતાજી નો હાથ લાંબો થયો અને માં જમવા મળી ત્યારે રાણી રાસમણી માતાજી સાક્ષાત બસ હવે દીકરાએ જમી લીધું હવે તું જમ અને ખરેખર દેખાતો પથ્થરનો હાથ આમ લાંબો થાય અને માં કોળીયે કોળિયે જમી બધું જમી છે આવો આવો પ્રગટ ભાવ એ દાદાના બેન જી લાલજી મૂર્તિ આજે પણ છે ગરડામાં પૂજા કરે દૂધ કટોરો ધરાવે અને ખરેખર મૂર્તિ હાથ લાંબો થાય દૂધ હાથ લાંબો થાય કટોરો ઉપાડે અને દૂધ પી જાય એમના જ પિતા શ્રી પછી નાની ઉંમર આવી પૂજા કરવા માંડે છોકરા તો ચિંતા થાય ને એટલે એમણે કીધું કે ભાઈ બાળપણમાં શું બધું લીધું છે ઊભા થઈને દીકરીના પગમાં પડી ગયા તમે જોગ માયા છો મારે ઘેર અવતાર કર્યો છે બસ કેવાય પ્રત્યક્ષ કેટલા એવા ભાવ છે ઘણી વાર તો પૂજા બેઠા હોય પછી ક્યારેક વિશેષ આવું બને સમય થાય એટલે થાળ નું ટાણું આવે એટલે એકવાર બેસા જ ઘણી આવું બનતું આ તો એક એમ કઉ છું કીધું કે હવે ઠાકોરજી થાળ આવ્યા લઈ જાય કેટલો પછી તો વખત વિ પૂજા પૂરી થઈ પછી કીધું કેમ સ્વામી આજમ આવું ઘણી વાર બને કેમ મોડું કહ્યું દર વખતે ના કે ક્યારેક કે શું કરવું કેમ નારાજ બેઠા હોય વિદાય થાય પછી ને એ બેઠા હોય ને આપણે કેમ વિજવાય એટલી ઉમરે આ નેવું પંચાણું વર્ષની વાત એવો બેઠા આપણને લાગે કે મૂર્તિ નથી ને પ્રગટ ભાવી ચોટલી વાળા જોગી સામે વાતો કરતા હોય ધરાવતા હોય વાતો કરતા હોય એટલે ખોવાઈ એમાં તમે કેમ નાના છોકરાને તૈયાર કરતા હોય સ્કૂલે લઈ જવાનું હોય ત્યારે હમ વાતો કરતા જ ને છોકરાએ શણગારતા હોય સ્કૂલે લઈ જવું હોય મોકલવું હોય ત્યારે એમ શિયાળા હોય તો કાનટોપી નાન તે વાતો કરતા જાય તારા આ માયાતીતાન સ્વામી ખંભાતમા ધોલેરા માં શિયા પૂજા કરેલી ઠાકોરજી ને પૂછે હે પ્રભુ શું પહેરશો સુરવાડ પહેરવો છે ધોતી પહેરવી છે અંગરકૂપ પહેરવું છે કયો હાર પહેરવો છે આ ટોપી પહેરવી છે આ પહેરવી છે આ ઠાકોરજી કેતા જાય એ પહેરાવતા જાય હવે બે જાણે બોલો જેને મૂર્તિ નથી પથ્થર નથી એને સાક્ષાત શ્રીજી મહારાજ છે ભગવાન સ્વામી સાક્ષાત પૂછતા જાય શણગાર કરતા જાય આવા ક્યાં સાધુ મળે આવા ક્યાં ભક્તો મળે નામ લઈએ તો આપણે પાવન થઈ જાય હે એક વર્ષ જેવું થયું કેવાય એમ આ મકર સંક્રાંતિ ની આસપાસના ગયા વર્ષના તો એ ઘરિબત છે ને આપણે નામઠામ આ મંદિરો એ બધું કઈ નઈ કહું એ દર્શને ગયા હશે તો આપણે આ હાથમાં ગજરો ધરાવો ફૂલ નો ગુચ્છ એક મંદિરે શ્રીજી મહારાજ થાપેલા મંદિરો ની વાત તો થોડો વજનદાર ગજરો પ્રત્યક્ષ ભાવ હોય ને તો સેવામાં બધા વિવેક આપોઆપ આવે નહીતર પછી તો જેમ શણગાર કરવા હોય એમ કર્યા રાખે હવે ઘણી વાર આપણને એમ થાય કે આપણે ઠાકોરજીને પેન્ટ શર્ટ શું કામ પહેરાવવા જોઈએ કોલેજન જેવું કરવું એ ઠીક નથી ઠાકોરજીને ઠાકોરજી ના જ વસ્ત્રો પહેરાવાય એને પેન્ટ શર્ટ પહેરાવીને ઘડિયાળો અહીંયા લટકાવીને આમથી આમ કરે ઠીક છે હાથમાં અહીંયા આમ રાખવું એ બરાબર છે થોડી ઘણી પણ આ તો એકદમ માથે ટોપી મૂકીને આમ કરીને એકદમ બોલે કોલેજન જેવું ડ્રેસ કરે ઠાકોરજીને ઠાકોરજી રખાય પછી થવા આપણે તો બોલ્યું એને જે કરવું હોય એ કરે પછી એ સમજે ને ઠાકોરજી સમજે એટલે વજનદાર ફૂલ એટલો બધો ગજરો પેલા હરિભગત હતા એમને એવું થઈ ગયું કે આટલો બધો વજનદાર ગજરો આખો જ આમ પકડી રાખવાનો ને આવું તો ઠીક ન કહેવાય ઠાકોરજી કે શું કરવું લેવું એને કેટલો ભાવ પ્રગટ આપણે દર્શન કરીને વ્યાજે શું જોઈએ ગજરો બહુ સરસ છે ત્યારે આ પ્રત્યક્ષ ભાવ હોય તો એને એ થાય છે કાઢ નાખો ને ઠાકોરજી કાઢ નાખ્યો શ્રીજી મહારાજે ગજરો કાઢી નાખ્યો પીડ્યો હેઠળ એ પીડ્યો ત્યાં અહીંયા પૂજારી હતા જ લે પડી ગયો લઈને પાછો ભરાઈ દીધો પાછો શું કરું પણ પછી બોલ્યા એ બહુ જો એ કે ભગવાન થયા છે તો સહન કરવું જ પડે હવે એ દર્શન કરતા કરતા મને કેતા સંકોચ થાય છે કારણ કે કોઈ કેમ વિચારે પણ જે છે અહીંયા અમદાવાદ મેમનગર એ આવે આ જે પૂજા દર્શન કરતા કરતા નીકળ્યા જ છો એમાં જ મેમનગર આવ્યા મનમાં ઓલું ઘોડાય આવું બન્યું ને એ બધું ઘોડાય અહીંયા આવ્યા દર્શન કરીને દંડવતુંકર સંક્રાંતિ હોય જો આ બાજુ ભાઈ આપણું બતાવીનું આવે જે છે આપડે કોઈ કોઈની ટીકા કરવા માટે થોડા બોલીએ છીએ સમજવા માટે બોલીએ છીએ એટલે આ ફિરકી ભરાવેલી આ ભગત તો જોઈ રહ્યા એટલે મહારાજ તરત પાછી એને પ્રગટ ભાવ એટલે એને કહે મહારાજ લ્યો શું કરીએ આ છે ને તને ગજરો રમે છે મનમાં પેલો ગુચ્છ ભરાવી છે આ મન ગમતું નથી અને આમાં છે ને ગંધ આવે છે ફિરકીમાં આવતું હોય ને હવે આ જે એ હું તમને કહું છું આમાં મને ગંધ આવે છે પણ શું કરીએ આમાં મૂક્યું છે લો ભગત કે પણ કાઢ નાખો ને ઠાકોર હોય કે ચાલુ આપણે અહીંયા ફિરકી ભરાવી હતી અને એ કેમ નથી એમ એ જો એને નોટિસ કર્યું હોય તો એને ખ્યાલ આવે દર્શનાર્થીઓ આવતા હોય એમાં કેટલી ઘટના પ્રગટ ભાવે બની જતી હોય એ તમે જો જેને આપણે આવ પથ્થરની મૂર્તિ માનીએ છે એ કેટલાય નહે કેવી કેવી વાતો કરે છે કેવા કેવા દર્શને આવતા હોય છે ભગવાન કેવી કેવી વાતો કરતા પ્રત્યક્ષ ભાવ હોય તો એટલે આપણે ઘણી વાર ફિરકી ના જોયું છે પણ ક્યાંક બોલ્યો જે દર્શનાર્થી છે એને પથ્થર મૂર્તિના ભાવ નથી તો પ્રત્યક્ષ બોલે છે એટલે સમ્યક પૂજાનો પેલો નિયમ છે પ્રત્યક્ષ ભાવ મૂર્તિને જોટ જોઈ એટલે હું તો ઘણી વાર કહી દઉં કે આપણને જીવનમાં દુઃખ હોય પ્રાર્થના બનાવી તો વાતો થાય મૂર્તિ સાથે વાતો થાય તો એક શરત પ્રત્યક્ષ ભાવ બીજો ગરડા મધ્યના બાસઠ વચનામૃતમાં શ્રીજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કેવો પણ એ પ્રશ્ન વિચારવા જેવો અયોધ્યા પ્રસાદજી મહારાજ કે મહારાજ સંસારમાં જે રહ્યો હોય એને તો અનેક પ્રકારની વિટમણાઓ હોય અને એવા કેટલાય યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતા હોય પછી ભજન તો ઘડી બે ઘડી થાય તો એ બે ઘડી ઘડી ભજન કરે એમાં આખા દીમા જે કઈ યોગ્ય અયોગ્ય કર્મ થઈ ગયા હોય એ બધા પાપ બળે કે ન બળે ઘડી બે ઘડીના ભજનમાં આવો પ્રશ્ન મહારાજ કે જુઓ ભજનમાં જયારે બેસે ત્યારે ઇન્દ્રિયો એટલે આન નાક બધી ઇન્દ્રિયો હાથ પગાર ઇન્દ્રિયો દસે ઇન્દ્રિયો इंद्रियो, मन अने जीव त्र जो एकाकार थी भजन में भगवान जाए तो महाराज के एक घड़ी नहीं अर्धी घड़ी पो आ रीते अर्ध घड़ी ए मिनीट बार मिनिट चोवीस मिनिटी एक घड़ी બાર મિનિટ દસ બાર મિનિટ આવી રીતે એકાકારી એકાકાર થઈને ભજન કરે તો દસ બાર મિનિટ અર્ધી ઘડી તો સમજાની વાત છો બાકી ચોવીસ કલાક અખંડ ધૂનમાં બેસે તો ન થાય આવું ન થાય ભજન છે એ ઉત્તમ વસ્તુ છે પણ આ જે ભડાકો થાય છે ને તમે ફટાકડો હોય તમે એને પેલું સળગાવવા માટે તમે મીણબત્તી લઈ જાઓ પણ જ્યાં સુધી એની જે વાટ હોય એની અગ્નિ બરાબર અડે નહીં ત્યાં સુધી ભડાકો થાય કદાચ વાટ સળગી જાય ને છેક સુધી જાય પછી ઘણા સુર નથી હોતા છેડે જ ઠરી જાય તોય પણ ઓલો ફટાકડો ફૂટે નહીં પણ જો ત્યાં બરાબર લાગે તો ધમાકો બોલે એમાં ઇન્દ્રિયો મન અને જીવ એકાકાર થઈ જાય તો વિસ્ફોટ થાય અને પાપ બળીને ભસ્મ થઈ જાય એટલે બીજો મુદ્દો પૂજામાં સમ્યક પૂજામાં તન્મયતા એકાકાર થઈને જો પૂજા કરે તો સમ્યક પૂજા થાય એવી પૂજા ગણાય કરી યોગ્ય કરાય આપણે પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામી વાત કરે છે ને કે એમના ગુરુ નારાયણ ચરણદાદી કેમ કોઈ એ પાળિયાદ હતા અને ત્યાં સભામાં આસન હોય ઠાકોરજી પાસે ત્યાં ગુરુ બેઠા હતા અને એની બાજુમાં આ પુરાણી સામે આપણે નાના ત્યારે પચાસ વર્ષ પેલાની વાત હશે ગુરુ વચના મૃતમાં ભાણાભાઈ દરબાર એ મંદિર પૂજા કરવા આવે તો આવી બેઠા તેનો ચાંદલો તે કરી અને માનસિક પૂજામાં ભાણાભાઈ દરબાર બેસી ગયા હવે મંદિર તો ત્યાં થોડો વાળો ને એવું બધું કોઈ ખુલ્લું જગ્યા નહી એવું બધું પાંચ છ ફૂટ લાંબો સાપ નીકળ્યો વાડામાંથી મળી મંદિરમાં જ આવ્યો કાળો આવીને ભાણાભાઈ દરબાર બાજુ જાઓ માંડ્યા એ પુરાણી સામે બેઠા નાના એટલે ગુરુને કીધું ગુરુ એમણે જોયું ઓહો જબરો સાપ કારણ કે બોલવું નથી બોલીએ તો વળી કઈ સાપ કેલું થાય કરડી જાય ભાઈઓ જશે ત્યાં તો એ ભાણાભાઈ દરબાર ની માથે જીડ્યો બોલો આવી રીતે પંદરેક મિનિટ સુધી સાપ આમ બેઠો બેઠો ડોલે અને ભાણાભાઈ દરબાર તો માનસી પૂજામાં દસ પંદર મિનિટ પછી પેલો સાપ ધીમે પાછો સરકીને પાછો વાળામાં જતો રહ્યો ત્યાર પછી પાંચેક મિનિટ પછી ભાણાભાઈ માનસી પૂજામાં તમને આજે કઈ વિક્ષેપ માનસી પૂજામાં પૂજા ના હો આપણને કઈ વિક્ષેપ આપડે મહારાજ ની મૂર્તિ માં પછી માનસી પૂજામાં પૂજામાં એકાકા થઈ જાય આવ્યો એને ખબર શરીરમાં નથી બોલો ઇન્દ્રિયો મન અને જીવ એકાકાર થાય કેવી વાત કરી બાકી મેં એક જગ્યાએ આવું ઘણી જગ્યાએ ક્યાંક એક તો હતું પણ એક વખત જે જોયું છે પણ ભાઈ જ્યારથી આવે ને ત્યારથી ત્રણેય ચારે જણા વાતો જ કરે તિલક ચાંદલો કર્યો માનસી પૂજા મેં લગર વગર જરીક કરીને પછી ખુલ્યું તરત નોન વાતો એ મોંઘવારી ની આવે કોઈ ભાગી ગયા ની આવે રાજકારણ ની આવે સરપંચ ની આવે બધી બધી આવે બધી આવે દુષ્કાળની આવેલી આવે વેવાય વેલા ની આવે સગા સંબંધી વાતો માળા થાય વાતો ચાલુ દંડવત કરતા કરતા વાતો છેક સુધી ની પૂજા પૂરી થઈ ગઈ દસ પંદર મિનિટ જેવું ચાલ્યું વાતો કરતા કરતા પૂરું થઈ હજી હું વિચારું છું કે એને પૂજા કરી આવી રીતે આમાં ક્યાંથી પાપ બળે આને પૂજા કરી કેવાય એકાકાર થઈને પૂજા થાય તો થાય સમજે તો થાય એવી રીતે જયારે એકાકાર થઈને પૂજા કરે ત્યારે બધા પાપ બળીને ભસ્મ થઈ જાય પણ શરત મહારાજે કરી છો આ મધ્યનું બાસઠ એ વાંચવા જેવું છે મહારાજ એમ કહ્યું શબ્દ વાકરો ખાસ ગમે તેવી ક્રિયા થઈ ગઈ હોય ગમે તેવા કર્મ કરી નાખ્યા હોય દિવસ દરમિયાન પણ જો આવી રીતે એકાકાર થઈને પૂજા ભગવાનના ભજનમાં જોડાય તો બધા પાપ થઈ જાય તેવા છૂટ આપી બોલો પણ મર્મ ત્યાં છે કે જે ગમે તેવા કર્મ કરે પછી એનાથી એકાકાર થવાય નહી અને જો કોઈ સંજોગ થઈ જાય તો કોઈ પાપ બચીએ નહીં એ પણ એટલું સાચું છે સંજોગ સાદ શું ચર્ચા કદાચ આવી જશે એકાકાર થઈ જાય તો બધા બળીને ભસ્મ થઈ જાય પણ એ એકવાર જે એકાકાર થઈ ગયો આવી રીતે એ પછી પાપ કરી પણ શકે નહીં છે ને અંદર વાતમાં કેટલું રહસ્ય છે करे गमेह कर तो एकाकार थी जो एकाकार एक बार थी गो तो पी कप करके बीजो मुद्दो तर एकाकार थे पूजा करीजी बात भगवान ना नाम वापरु शू वापरू मूरारी एम बे शब्द मूर अच्छा अरि मूर एट मूर नामनो दैत्य अरी एट दुश्मनी अणना એમ નામ બન્યું મુરારી યોગ્ય બરાબર વાતર્યું છે આ ત્રીજો મુદ્દો સમજવાનો એ મધ્યના આઠમા વચના શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન નારાયણ એકાદશ ઇન્દ્રિયો દસ ઇન્દ્રિયો અગિયારમું મન એને અંતર કરીને પોઢ્યા હતા એ વખતે મૂળ ભગવાનની સાથે યુદ્ધ કરવા આવ્યો ત્યારે ભગવાનની એકાદશ ઇન્દ્રિયો દસ ઇન્દ્રિયો અગિયારમું મન એના તેજમાંથી એક કન્યા પ્રગટ થઈ આ દાનવ લડવા આવ્યો મૂરદાનવ તો કન્યા પ્રગટ થઈ દસ ઇન્દ્રિયો હાથમાં ખડક કન્યાનું રૂપ જોઈને પેલા મૂળ દાનવે મોહિત થઈ ગયું એટલે પેલી કન્યા એ કહ્યું કે મારે પ્રતિજ્ઞા છે મને યુદ્ધમાં જે જીતે એને હું ભરો હવે એને યાદ એટલું ન રહ્યું કે જીત્યો ક્યારેક કહેવાય બે એક મરે ત્યારે હું જે જીતે મને યુદ્ધમાં જીતે એને હું વરું મુર્દાનો કેવું હું તૈયાર છું અને યુદ્ધ થયું અને પેલી કન્યા ભગવાનના ઇન્દ્રિયોમાં મનમાંથી તેજમાંથી પ્રગટ થઈ કન્યા એ માથું કાપી લીધું આ ભગવાનની સેવા કરીને ભગવાન એના ઉપર પ્રગટ પ્રસન્ન થઈ ગયા દસ ઇન્દ્રિયોને અગિયારમું મન એમાંથી એક કન્યા પ્રગટ થઈ એકાદશી ઇન્દ્રિયોમાંથી એટલે એનું નામ પડ્યું એકાદશી અને ત્યારથી એકાદશી નું વ્રત ચાલુ આવે છે આવી પુરાણની કથા છે એકાદશ્રીઓ મૂળ દાનવને હણે નાખે એને સમ્યક પૂજા કરી છે જેની ઇન્દ્રિયોમાંથી જેના મનમાંથી સંસારના ભાવ વ્યા ગયા છે કામના ગઈ છે મોહ ગયો છે દોષ ગયા છે સંસારના ભાવ નીકળી ગયા છે એવો થકો જે પૂજા કરે છે તો એને ભગવાનની પૂજા કરી છે આ કેટલી શરત પેલી છે વિચારીએ ત્યારે એકવાર પૂજાનો અર્થ કેટલો ગંભીર શંકરાચાર્ય જે મૂક્યો છે મુરારીની પૂજા ત્યારે ગણી કરી ગણાય આ બધા ભાવ છૂટી પૂજા કરાય અમદાવાદના બીજા વચનામ્રત માં મહારાજા નાય ધોઈ કહેવાય છે પવિત્ર થઈને દેહાવ બધા મૂકીને ભગવાનની પૂજા કરે ત્યારે જરૂર આવીને ત્યારે અયોધ્યા પ્રસાદી બાપાનો પ્રસંગ યાદ આવે આ મેળા ઉપર હજી એમનો ચાદર ઓઢાડી પૂજામાં બેસી ગયા ચાદર માં છુપાયેલો વિછી એ ડંખ માર્યો અયોધ્યા બાપાને ખબર તો પડી વિમ જ બેઠાય કરતા રહ્યા બીજો ડંખ માર્યો તોય બેઠા રહ્યા ત્રીજો માર્યો તોય બેઠા છેક સુધી એમ જ પૂજા કેવી કેવી કેવી સ્થિતિ આ એક એક અમુક અમુક દ્રષ્ટાંત આપણને તો જિંદગી પર હલાવી નાખે માવજીભાઈ મિસ્ત્રીની વાત જુઓ મારે ભાણાભાઈ અયોધ્યા બાપા એ કહ્યું પાર્ષદ ને કે પાર્ષદ હા જરા ચાદર લઈ ગયો ને જો ને એમાં કઈ જીવ છે અને જયારે એમણે આમ જોયું હાવડો મોટો વીછી નીકળ્યો ઓહોહો આ બધા ભાવ અળગા કરે સંસારના મુર્દાનો મોહરૂપી માર્યા દેહરૂપી ભાવ દેહ ભાવને છોડી સંસારના દેહના પૂજા કરી છે આવી પૂજા એક થાય પછી એને યમદુ તડી શકે હવે એકવાર આવી અનુભૂતિ થઈ પછી એને એને ભગવાન સાથે કેવું હોય અને આવું થયું હોય તો ભગવાન એનું કેટલું યાદ રાખે એમ મારા માટે એને આટલું કર્યું છે એ ભગવાન જિંદગી પર એની ભૂલે આપણને બઉ કર્યું હોય ને કોઈ આપણા માટે આપણે ભૂલી જાય ભગવાન અને થોડું કઈક સારું ન કર્યું એ યાદ રાખીએ ભગવાનનું એવું છે કે આપણે ઘણું ખોટું કર્યું હોય એ ભૂલી જાય સારું એમના માટે કર્યું હોય ને અણુમપીય અતુલમ હે મન્યત સહજાનંદ ગુરુમ શરણાગત હોય એના પહાડ જેવડા પાપ હોય ખોટા કર્મો હોય પણ જેણે અણુ જેટલું સારું કામ કર્યું હોય ભગવાનને અર્થે તો એ ભગવાન સહજાનંદ સ્વામીની યાદ રાખી અને એના ઉપર કરુણા કરે છે ખરાબ ભૂલી જાય સારું યાદ રાખીએ આપણે સારું ભૂલી જાય અને ખરાબ વર્ષો સુધી આપણે રાખ્યું હોય પણ જો ક્યારેક સેજ કેવાય કે હોય કોઈને અરજ પરસ વાત પૂરી પછી પેલું જ યાદ રાખે એનાથી આમ કેમ કેવાય એવું છે સમ્યક પૂજા પણ આવી પૂજા ચાર રસ્તે થી થઈ શકે છે હવે એ થોડું સમજવાનું જ થઈ શકે ચાર માર્ગ થાય છે એમાંથી કોઈ પણ એક આવી જાય તો સમ્યક પૂજા થાય પેલું એક અભ્યાસથી આમ જો કર્યાથી રાખીએ તો એ ક્યારેક એકાદ દિવાસળી સળગી જાય અભ્યાસથી થાય બોટાદ ના શિવલાલ છે પૂજા કરવા બેઠા અને ધ્યાન કરવા બેઠા એના રૂમ ની ઓરડા ની અંદર હવે પટારા ઉપર ઘી નો વાસણ ભરેલો વીસ કિલો ઘી મણે ખીર એમાં બિલાડા બે બાજતા બાજતા આવી ગયા એમાં અઘરાઈ ઉપર મૂકેલું છે શેલ્ફ ઉપર પડ્યું બિલાડા પીડ્યા પેલું ઘીનું વાસણ ઢોળ્યું અને બધું ઘી ઢોળાઈ ગયું પણ શિવલાલ ભાઈ તો ધ્યાનમાં હતા પછી એમના પિતા શ્રી દોશી એણે આ બધું જોયું એટલે શિવલાલ ભાઈ જયારે ધ્યાનમાંથી જાય ત્યારે ખીજાય ત્યાં ધ્યાન કરો છો બેઠા છો એટલું ધ્યાન નથી રખાતું આ વીસ કિલો ઘી મણ ઘી જતું એટલું તો કરવું જોઈએ કોણ ના કરે છે તમને ધ્યાન ના કરો ભજન ના કરો પણ આ ઢોળતો ઢોળાતું હોય ત્યારે ધ્યાન દો ભગાતો કે પિતાજી આ એક મણ ઘી ઢોળાઈ ગયું એમાં એટલો કકડાટ કરો છો હમણાં આપણે કેટલા મણ બેન નો લગ્ન પ્રસંગમાં ઢોળી નાખ્યો અરે મારા મૂર્ખ લાગે છે તું બેનનો વિવાહ કર્યો એમાં ઘી ઢોળી નાખ્યું કેવાય તો કે એમાં જે જમવા આવ્યું એ કોઈ ભગવાન ભગત હતો એ ઢોળાઈ જ છે ને શું આમાં એક મણ માટે હવે કરો સમજો હવે મૂળ વાત તમે સાંભળી ગયો હું જયારે ધ્યાનમાં બેસું છું અભ્યાસ વાત છે કે હું જયારે ધ્યાનમાં બેસું છું ત્યારે આખા બોટાદ ને હું સળગાવી દઉં છું પછી આપણા ઘરને સળગાવી દઉં છું પછી તમારા સમિત બધા સંબંધીઓને બધાને સળગાવી દઉં છું પછી હું મારા દેહને સળગાવી દઉં છું અને બધું સળગાવી અને પછી મહારાજની મૂર્તિમાં એક લીન થઈ જાઉં છું પિતાજી પછી મને કાંઈ ખબર પડતી નથી કે શું આવ્યું શું ગયું શું થયું એટલે મને ખબર નથી કે બિલાડા એ ઢોળ્યું જો ખબર પડી હોત તો હું ધ્યાન આપણે જો અભ્યાસ ની વાત છે પણ હવે જે ઘણા તમે જોવો ને ક્રિકેટ મેચ વર્લ્ડ કપ હાલતો હોય જોતા જોતા પૂજા કરતા હોય આ જે થતી હોય ન્યૂઝ આવવાનો સમય એક હોય બે ચાલતો હોય ન્યૂઝ જોતો જાય આ જોતો જાય જ બાજુ રાખે બઉ જા ભલે કોઈ હોય પણ ક્યારેય આવી ભૂલ ન કરાય આપડે ક્યારેક જોયા પૂજા એ કરતા હોય ટીવી આમ આમે હાલતું તો પૂજા નથી મંગળાચરણ છે ધીમે આખી જિંદગી સુધરી અને જેની આખી જિંદગી સુધરી એનું મરણ પણ સુધરી ગયું સવાર જ ચકડી ચાલે ઉઠી ઘણા ને એવી ટેવ છે ઉઠીને બ્રશ કર્યું ન કર્યું જો સમય મેળવો પેલા છાપા વાંચે બાર ખોલી છાપુ લે બધા સમાચાર આ કદડો વાંચે પછી મન સ્થિર રે ગમે તેવા સંજોગો હોય પૂજા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ન્યૂઝ પેપર ને અડાય એ બધું આગું જ રખાય એકદમ સાત્વિકતા છે ઉઠ્યા છે બધું શાંત થઈ ગયું છે તો નિરાતે પૂજા કર્યા પછી વાંચો ને કોણ ના પાડે આ વાંચ્યા પછી કઈ સ્થિર ના રહી પેપર પૂજા કરે એક્સરસાઇઝ ની જેમ કરે બસ તમને સાડા છે ને અહીં બેઠો ને બાંકડે ને બેઠ સવારે ત્યારે એક બે દર્શનાર્થીઓ આવે તમે જોવો ને તમે ગોટા વળી જાઓ તમે હે આવે છે એક સેકન્ડ મારે પૂરતો ઠાકોરજી સામે ધ્યાન ના હોય છતાંય દર્શન કરે છે બોલ અને જે એની હડફેટે તમે ચડી ગયા તો તમે ગોથા ખાઈ જાવ ત્રણ એટલી સ્પીડ એવી રીતે જાય મને તો વર્ણન કરવું ઠીક નથી લાગતું એવા પાછું તરત જ પાછું મોબાઈલ ચાલુ જ હોય આવે સાધુ મોબાઈલ ચાલુ વાતો કરતા જાય આમ ફાતો કરતા જાય સાકર ખાતા પ્રદક્ષિણા કરતા જાય મોબા પાછું વાતો વાતો કરતા કરતા આમ આમ કરીએ નીકળી જાય પાછું નિયમ કે આમ મંદિરના પગ થી બેસવું એવું એટલે વળી વળી બાકડો છે ને ઝીંગી અડાડી નાલ એટલે પોર્સ બનાવ્યા છે એ તો તમે જે અંદર ઠાકોરજી ના દર્શન કર્યા છે એનું મનન ચિંતન કરો પછી પગથિયા જતા રહેશો ભૂલાઈ જ્યાં શાંતિથી બેસ બનાવ્યું છે એની જગ્યાએ આ કોઈ વિધિ છે એને નીકળી જાય પાછ અત્યારે વાત કરું છું મને બધું દ્રશ્ય દેખાય છે મને થાય શું દર્શન કરતા છે શું કઈ નઈ એને ક્યાંથી થાય એટલે અભ્યાસ રાખે તો થાય ફકીર નમાજ પડતો હતો મુસલમાન મુસ્લિમ ફકીર ચટ્ટાઇ પાથરી અને પછી આમ ઘૂંટણીએ પડી એમાં એક એને સ્ત્રી ભટકાણી દોડતા દોડતા આમ નીકળ્યું ફકીર બિચારો આમ ગોથું લઈ ગયો પણ સ્ત્રી તો નીકળી ગઈ રાહ જોયું કે મારી આ આવી રીતે આમ તો પાછળ દોડ્યો ફકીર અને પછી બાઈને ઉભી રાખી તને ખબર પડે છે કાઈ શું હું નમાજ કરતો હતો બંદગીમાં હતો અને તું મને ભટકાણી એટલી ખબર ન પડી ચટ્ટાઈ ઉપર આવી પગ દીધો મને ગથું ખવડાવતી ગઈ જરા ધ્યાન રાખો આવી રીતે કોઈ બંદગી કરતા હોય અવરોધ કરો છો ફકીર બાબા માફ કરના તમે બંદગી કરતા હતા રસ્તામાં હતા માફ કરજો મને તો મારો પતિ છોડી ભાગ્યો છે ને હું એને ખોળવા માટે દોડી છું તમે રસ્તામાં હતા હું તમને ભટકાણી તમારી ચટ્ટાઈ ઉપર પગ દેવાયો હું તમને અથડાડી મને કંઈ જ ખબર નથી કારણ કે મારું મન મારા પતિમાં લાગ્યું તમે તમારા ખુદાની બંદગીમાં હતા અને ધ્યાન મારામાં છે આમાં પત્તો લાગે નહીં સાહેબ તપાસ કરજો શું એણે વાત કર્યો કે તમે કરો છો તમારા ખુદાની બંદગી મારા ઉપર છે આમાં પત્તો લાગે નહીર બાબા વિચાર કરજો સાચી ગઈ સ્થળ કાળ બધું ભૂલી ગઈ તો હું ખુદાની બંદગીમાં એટલો લીન ન થઈ શક્યો ફકીરે પછી અભ્યાસ કર્યો બંદગી કરે ત્યારે બધું જ ભૂલી જાય પછી એની સાથે એક સાધુ વર્ષો વૈઆઈ ગયા ચાલ્યા જતા જંગલ જેવો પ્રદેશ આવ્યો બંદકીનું ટાણું થયું અને ચટાઈ પાથરી બે બંદગીમાં લાગી ગયા પ્રદેશ એમાં ભયંકર સિંહે ત્રાડ પાડી તો બીજો સાધ ફકીર હતો ને એ તો ઝાડ ઉપર ચડી ગયો સિંહ આમ તો ગોરરાટી કરતો કરતો આવતો જ તો પણ આ બંદગી એમનું કરતા જ આની સામે આવીને સિંહ ઉભો રહ્યો વયો નીકળી ગયો ક્યાંય સુધી અદ્રશ્ય થઈ ગયો પછી પેલો ફકીર નીચે ઉતરો સિંહ આવ્યો ભયંકર ગર્જનાઓ કરી શું ક્યારે હું ચડી ગયો જાડવા ઉપર મને કશી ખબર નથી મને તો જ્યારથી પેલી મહિલા ગુરુ રૂપે મળી ત્યારથી મેં અભ્યાસ કર્યો છે પછી મને સ્થળ કાળ કઈ ભાન રહેતું નથી અભ્યાસ થી થાય ભાણાભાઈ અભ્યાસ કરી આપણે વાત કરી હતી ગમે તેવા કર્મો કર્યા પણ જો ક્યારે સપાટામાં આવી ગયો અને જો એને લાગી ગયું ભય આવે ત્યારે જે ભજન થાય છે ને એક તાર લાગી જાય હા નાભી ભજન થાય નાભી એકાકાર થઈ જવાય ગજેન્દ્ર મોક્ષ ની કથા ભાગવત માં આવે છે કમળ એક ચડાવ્યા શું એકસો ચડાવ્યા તો ભગવાન નથી આવતા અને ગજેન્દ્રોવિંદ ગોવિંદ હે ગોપાલ અબતો જીવન હારે જ સુદર્શન ચક્ર મોર જોડ ને કાપી નાખ્યું હાથી નો ઉદ્ધાર કર્યો ભાગવત કથા છે પુરાણો છે એકાકાર થઈને આંખમાં આંસુ સાથે ગજેન્દ્ર પુકાર કર્યો बाकी तो भले गए फूलो चढ़ाया जमनगर पंथक नु पेलो अलैया मेघपुर गांत घनी आनुकूल लगती छे, के भी है सुंदर जी आम वणिया पो सोनी तो मेघपुर जाननगर मोनू ने हिरा जवेराव बधु ला निकले રાત પડી ગઈ દુકાનથી બધું ખરીદયું જવેરી ઓળખીતો હતો એમણે કીધું અત્યારે નીકળવું ઠીક નથી રાત ત્યાં રહી માલ ગણો સોનું ઝવેરા આવ્યા ત્યારે સથવારો મળી ગયો હતો વળતા કોઈ મળી જાય એવી આશા પણ કાંઈ કોઈ મળ્યો નહી અને સવારે એને થયું હોય વહેલા નીકળી જઈએ વચ્ચે નદી આવે આ ના એને પૂજા કરશું એટલે વહેલા નીકળી ગયા સુંદરજીભાઈ કેટલો પંથ કાપ્યો ઊંડ નદી આવી વચ્ચે એનો બે કિલોમીટરનો એવો ભયંકર બિહડ રસ્તો આવે ઊંડા ઊંડા કોતરો ખાયો ભૂભલિયા થોર ની ત્યારે આમને જરા ફફડાટ તો થઈ ગયો અને ત્યાં જ ઘોડાના ડાબલા સંભળાના જ્યાં પાછું ફરીને જોયા તો કાળકૂટ જેવો વિકરાલ માણસ એક વાઘેર આવે જામનગરનો હાથમાં ખુલ્લી તલવાર સુંદરજી થઈ ગયું કે મારી નાખ્યા હવે બચવું કઠણ છે આજે વિચારે ન વિચારે ત્યાં તો આવી ગયો તલવાર અડાડીને કે આય આમાં શું છે મારા પ્રભુ પૂજા છે થોડોક સામાન છે એમ ધંધો શું કરે છે સોની છું સોની ની પાસે બીજો સામાન હોય આયેલામ કર્યા આગળ ફફડી ગયા મહાજન વાણિયાનું સોની ઢીલા હોય અને ઢીલા ન હોય ત્યાં કરી શું લઈ ગયા કોતરો બિહડ કોતરોમાં એક બાજુ ઊંડા નદીનું પાણી ઘૂઘવાટા કરે એના પટમાં લઈ જઈને કે ઉતાર એ બધો સામાન હેઠા મૂક્યો જો જે હોય તે હું લઈ તો લઈશ પણ હું તને મારી પણ નાખીશ કારણ કે તને જીવતો મૂકું તો તું કોઈને કહી દે અને બીજું હું વગર મેનતે કંઈ લેતો નથી મારી શોખરો તારે જેને યાદ કરી લેવાય કરી લેજે તમારે જોતો લઈ લો મને મારી શું કામ નાખો છો પણ પેલા પૂજા બાકી છે પૂજા કરી લોરજી ભાઈ તરતી નાયા ધોયા વગર જ તો એમ જ હોય ને લઈને પૂજા પાથરી હવે પૂજા કેવી થાય એ તમે કયો એટલે હું કઉ છું કે ભાઈ હોય તો એકાકાર થઈ જવાય એ બધી બારીઓ બંધ થઈ જાય ને કોણ યોદ્ધો હતો એમણે સામે દુશ્મનો ઉપર હુલ્લો કરવાનો હતો નદીમાં નાવમાં બેસીને આખું સૈનિક ઉતારી નાખ્યું સામે કાંઠે પછી બધી નૌકાઓને કેરોસીન છાંટીને બાળી નાખી કોઈ કીધું આ શું કરો છો તો કે નૌકા બચી હોય તો સૈનિકો ને એમ થાય ને પાછા ફરવાનો ચાન્સ છે હવે તો આમી મીર્યા ને આમેર્યા હવે લડશે ને જીત છાશે અને ચોક્કસ જીતી ગયા કારણ કે બધાને મનમાં થઈ ગયું કે આમી મરણ છે ને આમી મરણ છે આપણે વિકલ્પ રાખીએ છીએ આમ કરશું વિકલ્પ હોય નરસિંહ તો બેસી જાય બેસી જાય પછી વિકલ્પ ન હોય કે ભગવાન જો ઠાકોરજી પૂરું નહીં કરે તો ફલાણા પાસે જઈને હું મેળ પાડી દઈશ વિકલ્પ નહીં નિર્વિકલ્પ નિશ્ચય એક પણ વિકલ્પ નહીં પછી વિકલ્પ તો રેજ નહીં ભાઈ એમણે પૂજા પાથરી સુંદરી સોની અને હાથમાં આસુ આવી ગયા પૂજામાં શું જોઈએ પાણી જોઈએ જળ અભિષેક જોઈએ ફૂલ જોઈએ ફળ જોઈએ દીપ જોઈએ અને ધૂપ જોયે આટલું જોઈએ અરે એ ગમે તેટલા ધૂપ દીપ ફળ ફૂલ ચડાવો તો ઠાકોરજી પ્રસન્ન થાય કે ના થાય પણ ભાઈ ઠાકોર થાય તો વિરહ વેદના પશ્ચાતાપ એનો દીવો જલે અને મનનો ભાવ છે એનો ધૂપ સુગંધ ઉઠે અને શ્રીફળ વધેરવાનું છે પણ એ શ્રીફળ નહીં આ માથું છે ને એ જ મસ્તક મૂકીને સમર્પણ ભાવ આવી જાય ત્યારે એ સાચી પૂજા થાય એવી પૂજા આજે સુંદરજી એ કરી હૈલા જાય આંખમાંથી મહારાજ તમે રાખો તો જ બચાય તમે શરણમ અન્ય શરણમ નાસ્તી મહારાજ હવે બીજો કોઈ નથી તમે બચાવ તો થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે ને એમાં પેલા ફંફોડતો જાય છે અને બધું લેવા જેવું લેતો જાય છે વાઘેર અને પેલા ને કીધું એક બાજુ કરી લોચો વાડ્યો અને તલવાર કાઢી અને સુંદરજી ઉપર ઘા કર્યો કપાસ નું રૂપ ભર્યું કોથળામાં ને એના ઉપર ઘા કરે અને કોથળામાં તલવાર જેમ જંક લઈ જાય એમ જક લઈ તલવાર આ તો તલી જો કેવું કર્યું પણ જ્યાં બીજી વાર વાક કરવા જાય તો વાઘેર કઈ વિચારે સિંહ આવ્યો અને પેલા આ વાઘેરને બોચી માંથી મારીને ડૂચો કાઢીને ફેંકી દીધો સુંદરજી જોઈ રહ્યો આ સિંહ ક્યાંથી આવ્યો હવે એને તો બે બાજુ થઈ ગયું આમ મર્યો ને આમે વાગે તો મરી ગયો પણ આ પણ હજી તો જ્યાં દ્રષ્ટિ પાછી લે ના લે ત્યાં તો સિંહ અદરસ થઈ ગયો સહજાનંદ સ્વામી માંથી સહજાનંદ મહારાજ તમે મારા માટે સિંહ રૂપ લીધું અરે સુંદરજી હવે આવી રીતે કોઈ દી નીકળતો નઈ અમારે પાછળ પાછળ ફરવું પડે છે હથવારો મળે તો જ ખરીદી કરી ઘેરે બેસજો નાહક ના અમને શું કમ છે મહારાજ હવે આવી ભૂલ નહીં કરું ભગવાન દયાળુ એનો બધો સામાન પોલા પૂરા હાલો હારે મૂકી વળાવી અને આપણો બાપ અદ્રશ્ય થઈ ગયા એકાકાર ભાઈ થાય ત્યારે થાય નહીમાનમાં બેઠા હોય કડકડાટી બોલી જાય વેધર લીધે જોયો મેં ઘણી વાર જોયું છે પ્લેનમાં ખબર નઈ આપણને ઉતરે ત્યારે આપણને તો કઈ એવું લાગતું નથી પણ આપણે જોયું છે પ્લેનમાં ગણે કે પ્લેન જયારે ઉતરે ને ત્યારે ઘણા પછી હાય ઉતરી ગયા એમ ખરેખર મેં ઘણી વાર જોયું છે આવું એટલે હું જોયા રાખું કે આ ખરેખર ડેન્જર હશે એમાં એટલે નહીં આપણે ખબર નથી ડેન્જર ગણતું છે નહીં ઘણાતું હોય પણ ઘણા આભાર માનતા છે ઠાકોર છે ઉતરતી વખતે એવું લાગે તમે જોયું હોય તો ખબર છે વારો આવ્યો બેસવાનો છે જે આમ થાય ને ગયા એમ જ લાગે ભજન થાય તમારે ઊંડી થાય ઊંડે થી થાય એમાંથી પાછું ચાલુ થઈ ગયું કિનારે પહોંચી ગયા એટલે ભય હોય તો એકાકાર થઈ જાય ત્રીજું પ્રેમ હોય તો એકાકાર સ્વાભાવિકાકાર ખોવાઈ ગયા હોય પ્રેમ પદાર્થ જેવો છે જોકે એને સંસાર પ્રેમ કેવાય દી મોહ છે તો વિશુદ્ધ પ્રેમમાં તો શું થતું શક્ય જામનગર પાસે અલૈયા મોડા એ આપણે સચ્ચિદાનંદ સ્વામી પ્રેમિસન મહારાજ સાથે રહેતા એમનું પૂર્વાશ્રમનું ગામ અને એ ક્ષત્રિય અલિયા મોડા સૌ સામયુ કરીને હરિભક્ત હશે ગયા એમની સાથે દાજીભાઈ પણ ગયા અને આ પહેલી જ વારનું એમને શ્રીજી મહારાજ નું દર્શન દાજીભાઈનું સચ્ચિદાનંદ સ્વામી ને પૂર્વાશન પહેલી જ વાર નું પણ એ સ્વામયું થયું એ મારા આપણે શું વર્ણન કરવું એ મૂર્તિનું એ દર્શન કર્યું કોણ જાણે એને શું તેમ થઈ ગયો રૂપ જોયું નઈ આવી મહક મૂર્તિ આવી એને ચિત્તણ આવી ગયું શ્રીજી મહારાજ એક બે દિવસે રોકાયા પણ એ બધા સામે ટગર ટગર જોઈએ જ રાખે જેમ ચંદ્ર સામે ચકોર જોઈએ રાખે બસ દાજીભાઈ જોઈએ જ રાખે આમ થાક્ય મહારાજ તો શ્રીજી મહારાજ પછી બે દિવસે જતા રહ્યા પણ આને એટલો બધો પ્રેમ થઈ ગયો ગયું મહારાજમાં તો દેખાય તો નઈ ને રડવા માંડ ત્યારે ઘસવા માંડ તો મામાન થઈ ગયું કે આનું ચસકી ગયું છે લાગે ને આવો જુવાન છોકરો હોય અને અચાનક બેઠો બેઠો શ્રીમાં બેઠ રડવા માંડે એટલે શું થાય કયો જે તમારી જેવડો હોય ને ભેકડો તાણે કેવું લાગે મામા ને થઈ ગયું તો આ છોકરો છે ને એનું મગજ ચસકી ગયું છે તો એને ઓરડામાં પૂરી તાળું મારી સાકર મારીને તાળું મારી દીધું ગાંડું થઈ ગયું ખેતરે ખેતરવાડી હોય ત્યાં જતા ત્યાં પહોંચ્યા ને તો એને કુવાને કાંઠે બાંધેલું પાકો પટ હોય ને પથ્થર ત્યાં દાજીભાઈ બેઠા બેઠા ભજન કરતા એલા અહીંયા ક્યાંથી આવ્યું હું મારીને આવું છું ને પણ થયેલું શું એને ઓરડામાં પૂર્યા અને એ તો મહારાજ ભજન કરતા હોય એમાં લીન થયા શ્રીજી મહારાજ ઓરડામાં આવ્યા રાજી રાજી થઈ ગયા પગ પકડી લીધા વગર આમ ક્યાંય ચેન પડે નહી ઘરેથી પૂછ્યા વગર સાંભળ્યું કે ભુજ મહારાજ બિરાજે છે શ્રીજી મહારાજ ઉપડી ગયા જોડિયા બંદર આવ્યા વાણમાં બેઠા વાણમાં બેઠા અને મહારાજ દર્શન એ મુર્તે સંભાળી લીન થઈ ગયા તુણા બંદર આવ્યું નાનકડું ત્યાં બધા ઉભા આ જોયો અને આ ક્યારનો મરી ગયો છે હવે આ મળદું ક્યાં લઈ જવું ભાઈ આગળ જવું તો આ ક્યાં સાચવું નક્કી કર્યું સળગાવી દઉં એટલે વાત પૂરી થાય કોઈ છે તો ખબર એ નથી તે બી કઈ આવા કાયદા નહીં કઈ કે ડેથ સર્ટિફિકેટ જોઈને ફલાણું જોઈને બધા નક્કી કરી કાયદો બધા એ નક્કી કર્યું કે આનું ભેડું કોઈ છે માથે બીજા મોટા મોટા લાકડા એ મૂકવા જાય મહારાજ જાણ આને સળગાવી દેસ એકદમ દિવ્ય સ્વરૂપે સજાનંદ સ્વામી આવ્યા ગાલ ઉપર ટાપલી મારી ઉઠાડ્યા ઉઠ્યા ને ભાગ્યા હોય બધા એ તો સારું એટલા બધા હતા નહિ મૂર્તિ ભગવાન નું ભજન કરતા કરતા લીન થઈ પ્રેમ હોય એ રાધાજી હોય એ ગોપીઓ હોય પ્રેમાનંદ સ્વામી હોય હે મહારાજી કીર્તન જયારે ગવાય ત્યારે સુઈ નહોતા શકતા હેરામ શું પ્રેમ માં આપો આપતો લીનતા આવે જો આપણી પાસે પ્રેમ જાગી જાય તો એ મૂર્તિમાં મન જોડો એકાગ્ર થાવ એવા કોઈ પાઠ લેવા પડે માં એના બાળકમાં પ્રેમ હોય છે એને સ્તનપાન કરાવતી કેવી એકાગ્ર થઈ ગઈ હોય છે લીન થઈ જાય પ્રેમ હોય તો થઈ જાય પ્રેમાનંદ સ્વામી છે રાત્રે ઊંઘતો આવે અને ત્યાં એક પછી એક કીર્તનો ગાય આખો નીચેલી હોય રાત જામતી હોય અને લીન થઈ ખબર ના પડે આખી રાત નીકળી જાય ભાઈ હન્ય રીતે ભાઈ પણ સંગીત એક તો વિષય એવો જેમાં તમે રસ પડી જાય ક્યાં જાય ખબર પડે નહીં તો આ તો આરાધ છે એક પછી પણ એ જ્યાં કીર્તન ઉપાડે પહેલું બીજું જ્યાં શરૂ થાય ત્યાં દાદાના દરબાર સહજાનંદ સ્વામી એ ચાદર ફેંકી અને પ્રેમાનંદ સ્વામી પાસે આવીને બેઠી હોય ઓહો એવી રીતે મહારાજ દાદાના દરબારમાં એ સુતા છે રેમાનંદ સ્વામી કીર્તન શરૂ કરે તો કરે પ્યે તોરા મોરા જીય રા કરે તું તો રહ તો રોરે ચાદર ફેંકી શ્રીજી મહારાજ ઉઠી ગયા એક ધોતી ખુલ્લી છાતી ખુલ્લું મસ્ત પ્રમાનંદ સામે ગાય છે સરદાઓ અને મહારાજ આમ આવીને બેઠા આ મૂર્તિ જોઈઓ શું પ્રેમ આમ બેઠા છે એક જ ધોતી મસ્તક બીજું પદ ત્રીજું અડધી રાત ઉપર રાત એમાં અચાનક પ્રેમાનંદ સામે પદ પૂરું થયું અને આંખ ખુલી ત્યાં જોયા અરે શીઘ્ર કવિ શબ્દ સરી ગયા રેજો આવા ને આવા આવાને આવા આવા ને આવા રે રેજો મારી આખડલી માં આવાને કેવા લાગતા પ્રેમાનંદ સામે વાત કરી તમે બધા ઠરી ગયા શાંત થઈ ગયું છો વાતાવરણ આખું બદલાઈ ગયું છે શ્રોતાઓનું બદલાઈ ગયું હતું ગાનારનું ઈષ્ટનું નહી ત્યારે વાતાવરણ શું હશે પ્રેમ આ તાકાત છે જે ભયમાં નથી થાતું જે અભ્યાસથી નથી થતું પ્રેમમાં બહુ સહજ છે તન્મ એક મહિમા હોય તો ક્યાં તન્મય નથી થવાતું બોર શું ગુણાતીતાનંદ સામે ચોટ મારી છે ભાઈ આવું તો કોઈને ન આવડ્યો ગુણાતીતાનંદ સામે ક્યારેય કોઈ માણસને કોઈ વ્યક્તિને રૂપિયા ગણતા ગણતા સુઈ ગયો જોયો હે ભાઈ કોઈ રૂપિયા ગણતા ગણતા કોઈને ઊંઘ આવી ગયા દાખલા છે કોઈ સુતો કોઈ એમ સ્વામી કે જો મહિમા જણાય તો પછી એના જીવમાં અખંડ ભજન થાય રૂપિયાનો મહિમા છે જેનો મહિમા જેને જણાય એના માટે ઊંઘ ક્યાં છે શીમાડા વળોટી જાય જેનો મહિમા સમજાય એનો એમ જો ભગવાનનો મહિમા સમજાય સ્વાભાવિકાત્કાર થઈ જાય સમય પૂજા સ્વાભાવિક થાય એ લોધિકા દરબાર હવે હવે સિંહ બાપુ અરે પેલા તો કેવા અનાળી હતા અને ગોપાળાનંદ સ્વામી પરિવર્તિત કર્યા અને સવારના છ થી બપોરના બાર વાગ્યા સુધી ધ્યાન ધ્યાન કરે બાર ગામડાનો માલિક રાજવી પરિવાર ગણાય નિયમ સવારે દાંતવું હોય તો દાંતણ ચાવી કરે ત્યાં સુધી કામદાર પૂછે પછી દરબારો બાર વાગ્યા સુધી મળવાનું નથી કડક કાયદો કોઈ ડિસ્ટર્બ કરાય ને વિક્ષેપ નહીં કરવાનો એટલે નહીં કરવાનો ગમે ત્યાં થાય જોજો મહિમા છે આ વસ્તુ માવજીભાઈ મિસ્ત્રીની જેમ પણ જેવું દાંત ઉતારવા માટે દાંતાડા કરે અર્ધી વાત હોય તો કામદારે પડતી મૂકી દેવાની પછી કાંઈ પૂછાય નહીં દરબાર કામદાર જતા દાંતણ ચીરાય એની સાથે વ્યવહાર માત્ર ચીરી નાખે નાય ધોય ઢ મેળી ઉપર બેસીને પૂજા ને ધ્યાનમાં ઉતરી જાય છ કલાક નીકળી જાય છ થી બાર વાગ્યા સુધી એમનો અખંડ શું રસ આવતો હોય છે આપણે તો ઘડિયાળમાં જોઈએ રાખે હજી મને આમનો ઘણી વારની વાત થાય કે પંદર મિનિટ જે લોકો પૂજા કરે છે પંદર મિનિટમાં કરતા શું હોય કારણ કે બે પાંચ મિનિટમાં તો પાથરું પાથરવામાં જાય તિલક ચાંદલ કરવા શું સંતો વાત કરો પંદર મિનિટ રોજ હું પૂજા કરું છું મિનિટ માં ખરેખર પૂજા તો ત્રણ થી ચાર મિનિટમાં જ થાય છે અને એમાં એક યાદ રાખો આ તો ગુરુકુલમાં નાના છોકરાઓ છે એટલે એનું મન રે એટલા માટે કીર્તન વિશેષ કરાવવામાં આવે છે હંમેશા કીર્તન કરવા હોય તો પછી કરાય બાકી તો નામ જપ્ત થવા જોઈએ પૂજામાં તો છોકરાઓ પછી આ ગુરુકુળમાં ભણીને પછી પ્રમાણે પછી હાથમાં એક હાથમાં ગૌ મૂકીને કીર્તન બોલી રાખે નહીં પછી કીર્તન ના પદ ગાઓ પેલા તો જપ્ત થવા જોઈએ હવે વિરોધીઓ હોય તો ખરા રાજના રાજકોટમાં અંગ્રેજ અધિકારીઓ હોય એને ભરમાય અમુક લોકો કે આ હવે જે દરબાર છે એ બઉ અભિમાની મોટા મોટા અધિકારી શું કરવું અમારું કોણ સાંભળે અને એટલું બધું એને મીઠું મરચું ભભરાવીને અધિકારી વાત કરી અધિકારી કે ચાલો હું આવું છું મારા સવારને ટાણે જ લાગ્યા એને ખબર જ હતી બાર વાગ્યા સુધી કઈ નીકળવાનું નથી એટલે એ બાર બાર થતા થતા તો અધિકારી અકળાઈ જવાનો છે નાખે એટલે આપણે અધિકારી પણ હારણસને મોકલો કે સાહેબ આવ્યા છે દરબાર નક્કીઓ આવી જાય આવવું જ પડે એના બધા રેસીડેન્સી પ્રમાણે હવે અહીંયા આવીને દરવાજા આવી હોય એને બધા વાત કરી દરબાર બોલાવે છે અધિકારી આવ્યા છે ઉપર જઈને કીએ કોણ ન કહેવાનો તો નિયમ છે પૂજામાં છે માણસો હતા એમણે કીધું આવી શકે એવી પરિસ્થિતિ નથી પણ વ્યવસ્થા બધી કરીએ છીએ ચા પાણી નાસ્તા આ બધું કરાવી વ્યવસ્થા કરી અધિકારી અધિકારી પૂછે દરબાર ક્યારે આવે છે આવશે હમણાં થોડી વારમાં આવશે એમ કરી વળી એ થોડો સમય કાઢ્યો વળી વાળા માણસ મોકલો વળી માણસ પાછો ધક્કો ખાઈ ને ગયો વળી વચ્ચે ચા પાણી માણસો ગયા પણ આવ્યા વેલા શું થાય સાચી વાત છે માણસ એક વાર થાય કલાક મોડું થાય અડધો કલાક થાય પણ કઈ પાંચ પાંચ કલાક ચાર ચાર કલાક થોડું મોડું અને આવડે મોટા અધિકારી માણસ ને એક સામાન્ય બાર ગામડા માણસ એમ આવે નહીં એટલે કેટલું પેલું લાગે મનમાં નક્કી થઈ ગયું બધું ખાલસા ને એવું બધું થયું પછી જવું છે ત્યાં અહીંયા પૂજા પૂરી થઈ અને જેવો શબ્દ સંભળાનો એટલે દોડીને ચોકીદારે કહ્યું બાબુ જયસ્વામી રાજકોટ અધિકારી આવ્યા છે કાનફુસિયા સાથે છે ચાર ચાર પાંચ પાંચ કલાક નીકળી ગઈ છે ચા પાણી નાસા જમડવાની બધી વ્યવસ્થા કરીને ગમે તેમ કરીને સાચવી લીધા છે પણ મગજમાં રાય ભરાઈ ગઈ છે અરે મળવું હોય તો મળી લેવું જોઈએ કંઈ વાંધો નહીં ભગવાન બેઠા છે અને આપણે મેં તો પહેલેથી નક્કી કર્યું છે એટલે જ નિયમ રાખ્યો છે આ બધું રહેવું હોય તો રે ને હોય તો જાય મારે મને આની કશી કિંમત નથી મારે તો આ પ્રભુ રહેવો જોઈએ બીજું મારે કાંઈ જોયું આની મારે કંઈ પડી નથી તમે શું કામ ઘો પણ સમાચાર મળ્યા એટલે પાછા આમ તો સરળ સ્વભાવના જ હોય પૂજાના જે બંગલા જે હોય ત્યાં અભિબાપુ ઉપડ્યા ભક્ત હૃદય સાત્વિક પુરુષ છ છ કલાક ની પૂજા ધ્યાનમાંથી નીકળનારો માણસ પૂજાના જ વસ્ત્રો આવ્યા હવે ઓલા બધા બેઠેલા અધિકારી પણ બેઠેલા જેવો ઓરડામાં પ્રવેશ કર્યો અધિકારી શું બોલો ખબર છે એ તો ફિરસતા એન્જલ લગતા હૈ દેવદૂત લગતા હૈ કોઈ આદમી નહીં હે તો દેવદૂત હે ફિરસતા હે આઈએ બેઠીએ બેઠીએ હવે સી બાપુ કે સાહેબ હું ભગવાનની પૂજામાં બેસું છું પછી ઉઠતો નથી એટલે કાંઈ પણ અપમાન જેવું લાગ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું અપમાન કરવાનો મારો કોઈ આશય નથી પણ પૂજામાં બેઠા પછી હું રાજકાજ સંભાળતો નથી એટલે મોડું થયું છે હવે જે હોય તે કહો એવું છે તમે સત્વાદી માણસ છો આ બધા છે ને ખોટા છે આ બધાને ખબર જ હોય તમે રોજ આ રીતે પૂજા કરો છો મને એ જ સમયે લાવ્યા છે भगवान भगवानी बंदगी थी हुए। एज जो हो जोए, बराबर छे, ले बीजा कागड़ लीजा त्र गिश आप आखीमा थ भाई एना एक मीठी बात कहू हाँ टूकी टूकी थोड़ी थोड़ी बात है अमदावाद ना सभा मंडप सुथरामपुर गाम त्याकदास ब्राह्मण એ અમદાવાદ મારો થેલું કોક લઈ ગયો કોઈ ભાઈ અહીંથી જોયો થેલો લઈ જાતા જોયો એ ભાઈ કઈક કરો કઈક મને મદદ કરો ભાઈ હું બ્રાહ્મણ નો દીકરો છું મને કોઈ મદદ કરો મારો મારા ઠાકોરજીની આપણે પૂજા હતી અરે ભૂદેવ પણ બીજું એમાં કાંઈ હતું થોડા મારે દીકરીના લગન છે એટલે મે સોનાના દાગીના લીધા છે એ દાગીના હતા અને એ દાગીનાનો તો જવા પણ મને મોટા સદગુરુએ આપેલી પૂજા છે એ પૂજા સહી થેલો કોક લઈ ગયું છે એ ભાઈ મને કોઈ મદદ કરો ને મને એવી પૂજા નહીં મળે એ હવે બધા કે પણ ભૂદેવ ક્યાં થેલો મૂક્યો તો લઈ ગયું ના થેલો તો મારી પાસે હતો તમારી પાસે ને લઈ ગયો તો ક્યાં છેટો ના નહી ગોઠણે હેઠળ દબાયો હતો તોય લઈ ગયો હવે ભૂદેવતા તમારી મુર્ખાય છે ને પછી હવે તમને ગોતવા અમને કયો છો તમે ગોઠણ દબાયો છે તે એને ખેંચો ખબર નતી ના મને ખબર હતી ને ખેંચે છે એ ખબર છે ખેચે છે ગોઠણે દબાયો છે જાણે છે જાણતા અવસ્થામાં લઈ ગયો છે ને તોય કે ચોર ઠોકી ગયો છે મને ગોતી ગયો આવું કેમ થાય ભાઈ એ તમને નહીં સમજાય હું હું બરો પણ મને મદદ કરો ને આ જણા જોયું પણ ભાઈ ત્યાં જે લઈ ગયો એ થોડું ઉભો રહ્યું પણ ઓલા ભૂદેવ બધાય કે ભૂદેવ તમારી વાત સમજાતી નથી તો બાપા એવું છે ઠાકોરજી દર્શન કર્યા ટાણું થઈ ગયું હતું તો ઓલા ખૂણામાં એક બાજુ બેસી અને હું માનસી પૂજા કરવા બેઠો આ થેલો ખડ્યો હતો ને એ દબાઈ ગઈ રાખીને મૂકી ગયો અને હું માનસી પૂજા હિજી મહારાજને જમાડતો હતો એમાં મને લાગ્યું કે કોઈ ખેંચે છે પણ હું મારા પ્રભુને જમાડતો હોઉં એમાંથી મારે કેમ અધૂરું સોનાના દાગી ના હલો માનસિક પૂજા જમાડે છે આ ખેંચેથી દેખાય છે અને આ તો ઘણા ટેવ હોય ને આમ નમી જાય આમ ચૂકી જાય અને ઓયલાને એમ લાગે આ ખાય છે ઊંઘે છે ખેંચું તો હેલો નહીં પણ એને ખબર નથી આતો અને એની સમજણ સોનાના દાગી ના આ બધું છતાંય માનસી પૂજા હું બેઠો છું કરે છે મારાથી અધુરું ના મુકાય કેવા દ્રષ્ટાંતો છે આપણને યાદ કરીએ તો એમ કોણ વળે નહીલાઈ કરી નાખીએ પેલા ની કોઈ દી નામ ના લે પડખે આવા એ કે બીજાને ત્યાં જવાય પણ ભગત ને ત્યાં જવાય નઈ એવો કરી નાખીએ પણ એ સુખદાસ બસ એ માનસી પૂજા કરતા રહ્યા અને બોલો ચોર થેલો કઈ અફસોસ છે પૂજા મને મારા ગુરુએ આપી છે એ ક્યાં મળશે અરે આંખમાં આસુ બરોબર જેવડા હવે લાકડી સિવાય કઈ રહ્યું નહી આલો હવે ઘર ભેગા થઈ જાય ભાઈ અરે સુખદાસ બ્રાહ્મણ લાકડીને ટેકે ટૂંકી પોતડી ટૂંકી બંડી હલતા થઈ ગયા ધર્મ કરારાણ મહારાજ પ્રભુ હજાર લીલા પરંપરા એમ કરીને થાંભલી ને બાપા બેઠા એ બેઠા ને ત્યાં ક્યાંક અવાજ આવ્યો અરે અરે બાપા રે મરી ગયો મારી રે હે બાપલિયા આમ પગ અહીંથી આમ બે વળી ગયા આ બે આમ આમ સીધા થઈ અને એવી નસો તણાઈ આ બધી નાળીઓ રાડે રાડ ને કાળા ભોકા પીડ્યો પીડ્યો રે ભાઈ મરી ગયા વે માડી વાય બાપર્યા કોઈ હોય તો ભાઈ મને પાવડું પાણી પાવ મારે તો ઉઠાતું નથી હલાતું નથી ચલાતું નથી આવું તો કઈ દરજ્જુ નહીં બ્રાહ્મણ જાતી હાથ ફેરવો એ ભાઈ તમને શું અરે આ કાંઈ ખબર નથી આ બે પગ આમ સીધા મળી ગયા અરે એને આંખથી ન શું આખ્યો બંધ રાડો બોકાસ નાખ્યો હવે ભાડી એ બાપા એ પાવડું પાણી પાવ પાવડું પાણી દોડીને બ્રાહ્મણ સામે કઈક વ્યવસ્થા હશે ત્યાંથી લાવી અને કીધું બેઠા થવું પડે પાણી પાણી આંખ ખોલી આંખ ખોલી ને ભૂદેવ તો ઓળખતા નતા ઓલો ચોર ઓળખી ગયો આ ઓલો ચોરી ગયો હતો એ જ હતો ખડીયો ચોરી ગયો હતો ને એ જ હતો એના શીધી મારે બે પગામ વાળી નાખ્યા અને રાડે રાડ ને બોકાસા ઓળખી ગયો આનો ખડિયો ઉપાડ્યો છે પણ એને અંદરથી થઈ ગયું આ બ્રાહ્મણ ભગવાનનો ભગત મંદિરના ચોરી ગયો ને એનું ભગવાન હવે આ પ્રાય નહીં કરું ત્યાં સુધી આ મારા સીધા થવાના નથી એટલે પાણી તો પીધું પછી ભૂદેવ ને તમારું કઈ ચોરાઈ ગયું છે અરે બાબા મારી પૂજાનો ખડિયો એ બધું ભય ઊંઘ એમ ઓલા ઊંચું કરી આ તો મારું જ છે લઈ લો બાબા મારી ભૂલ થઈ ગઈ હું લઈ ગયો તો હું ચોતો અરે ભગત મારા પર રાજી રહ્યો આ તમારા અપરાધ કર્યો ને એટલે આ થઈ ગયું છે ભગત ક્યારે ભગવાન સારું પગ થઈ ગયા ભગતો ખલેચો સંભાળી સામે નાય ઘર ભેગા થઈ ગયા બોરા આ બધા ચરિત્ર ગાન કરીએ ને તો આપણે તરી જાય છે કેવી નિષ્ઠા કેવું કામ અને સાથે સાથ ભગવાન સહજાનંદ સ્વામી વાહો વા જે મદદ કરે છે એ ક્યારે તાંત જોડા મહિમા હોય તો એકાકાર થઈ જવાય છે આ ભક્ત રીત છે હવે કર્મ જે સેવા કરનારા છે જેને પ્રવૃત્તિ ફાવે છે એ પૂજા કેવી એની પૂજા અલગ છે એ થોડીક જો સેવા કરી જાય તો એની પૂજા છે પણ કેવી સમ્યક સેવા દાદા ખાચરને પરણાવવા માટે મહારાજ એકદમ ફાસ્ટ ગાડી ઉપાડલો પરણાવવા માટે મહારાજ ભટ્ટદર જતા હતા વચ્ચે ગાધડકા ગામ આવે એ ગોરડકામાં મહારાજ ઉભા રહ્યા અને કીધું ભાઈ એ ઉગા ચાંદુ ઘર ક્યાં છે ભાઈ બતાવો ને ઉગા ચાંદુ નું ઘર મહારાજ પગપાળા આવેલ્યા ઘર બતાવ્યું ઉગા ચાંદુ એને ઘરે જઈને ઉભા ઉગા ચાંદુ દરબાર ઉગો એનું નામ ચાંદુ એની સરદાઈ એ તો દેહ મૂકી ગયેલા એના પત્ની હતા અચાનક મહારાજે ટવકો કરાયણ પધાર્યા ઘરના હતા એમણે તરત ઢોલિયા ઢાળી દીધા મહારાજ બેઠા સ્વાગતા સ્વાગતા કરી એટલે બાઈ માણસ કે અરે પ્રભુ મારા પતિ છે ને મૃત્યુ વખતે મને કીધું દેહ મુકતી વખતે કે હું ગરડા સ્વામિનારાયણ ભગવાનના એક દર્શન કરવા ગયો છું પણ મેં ત્યારે એમને કીધું कि एक वारे घेर पधार तारे मैंने सजानन समय वचन दीदा तू घेरे हो क न हो अ तारे घरे आशु बस आ ते मारू वचन है तो महाराज मति कीधु महाराज एटले तो अने वेण दीधले अमे आत मरता मरता पतिए कीधी थी ए घर वाली नीति જાણી જોઈને કે એના ઘરે એના પતિએ કીધેલું ઉગા ચાંદુ એ જો આ સો રૂપિયા અને આ વેઢ જાડી વીટી આ તું મૂકી રાય મને વચન દીધું છે જો એ ભગવાન હશે તો આપણે ઘેર આવશે અને ભગવાન હોય તો અંતર્યામી હોય એ સામેથી સો રૂપિયાની વેઢ માગી લે તો એને તું આપી દેજે અને મારા જય નારાયણ કહે છે મારા ઢોલીએ બેઠા ને આ વાત ઉકેલી એટલે મહારાજ પછી એલા ડોશીમાં અટક્યા એટલે કીધું એ બધી વાત સાચી પણ અમારા સો રૂપિયા ને વેડ એ કેમ નથી બોલતા મરતા મરતા અને માં આમ તો તમને જે સ્વામિનારાયણ કીધા અમારું સ્મરણ કર્યું હતું અમારા માટે આપ્યું હતું અમારું દર્શનનું યાદ કર્યું હતું હું જેને તેડવા આવ્યો હતો હું જ એની મારી પાસે લઈ ગયો અને આ જ મારું વ્યાણ પૂરું કરવા આવ્યો સો રૂપિયા અને આ વેઠ આ વાત તો મારે કેવી પડે એટલે કીધી છે શા માટે ખબર પડે એની પાછળની બીજી આ મહિમાની વાત ચાલે છે અને માજી પગમાં પડી ગયા આ ભગવાન છો મારા પતિએ જે કીધું એ બધું સાચ્યું છે અને તમે કરણા છો પરાતર ધરાય છે ડોસી ભાવમાં આવી ગયા आ प्रसंग चले ते करसन केतीवाड़ी मजूर राखे ई फलिया कोष पानी का जमा चौपड़े आ जो राख आ भगवान साइना बड़ो भाव थे गो हूं आना शू करमयोगी शू पूजा है એને હું બીજું શું કરું કાંઈક કરી લેવું જોઈએ બસ એને ભાવ ઉભરાઈ ગયો મારા જે મોજડી ઉતારીને ડોલીયા બેઠા ને ઓસરીની કોરે મોજડી પડી હતી તેલ તો ચોપડતો હતો આવી મોજડીને પોતાના કપડાંથી સાફ કરી ફાળ્યાથી અને સરસ મજાનું તેલ મોજડીને ચોપડી દીધું બસ અને સરખી મૂકી મોજડી માથે અડાડી પગે લાગી પોતાના કામે વળગી ગયો વર્ષો વયાજ્ઞાન કરશન કુંભાર નો અંતકાળ આવ્યો ત્યારે મોજડી ચોપડા ને પુન્ય ભગવાન સ્વામી નારાયણ એક વાર સાથે ભાવ થી આ કર્મ યોગી સેવા પ્રવૃત્તિ આ સેવા આવા ભાવ જો સેવા થઈ જાય સેવા પહોંચી જાય અડી ના શકે એને કોઈ બીજો સારંગપુરના વાઘા ખાચે અમરા ખાચ ગરીબાઈ બહુ ગરડામાં રંગોત્સવ એનો પ્રસંગ ચાલે એમને થયું હું આવશે આપણે બીજું શું લઈ જાય જાડું પાણકોરું આવે ને એમાં પાણકોરા એમણે મહારાજ માટે એક વાઘા બનાવ્યા સુરવા અને કેળિયો હવે પાણખોરું કેવું ઝાડું બરછટ આપણે ગામડામાં તમે જોયું હોય ને એ પછેડી એવું ઝાડુ એબ એમાંથી બરછટ હોય હવે આ ગરડા આવ્યા સૌ કોઈ બધા એને ભેટ મૂકે મહારાજ આગળ રૂપિયા મૂકે આ મૂકે તે મૂકે જાજા સોનાના દાગીના મૂકે મુલાયમ વસ્ત્રો મૂકે રેશમી વસ્ત્રો મૂકે જરિયાની વસ્ત્રો મૂકે કોઈ પાક મૂલ્યવાન પાગ મૂકે સુરતથી ક્યાં ક્યાંથી મુંબઈથી બધા આવતા હોય કોઈ વીટી મૂકે કોઈ તોરા મૂકે કોઈ દોરા મૂકે કોઈ કંદોરા મૂકે કોઈ ઝાંઝર મૂકે કોઈ ચાખડીઓ મૂકે જાત જાતનું મહારાજ આગળ મૂકે અને આ આવું ગરીબ ઓલી એક પોટલીમાં બાંધેલું પણ એને એમ કેમ દેવું કે મહારાજ હવે ખોલે તો આવું પાણકોરાનો આવો ડ્રેસ કાઢે તો કેવું લાગે નથી દેવું પોટલું દબાવી દીધું બે ભાઈ આમાં આપણે કઢાઈ ને પણ ભાવ જોવે છે ને બધા સ્વીકારાઈ ગઈ એટલે સહજાનંદ સામે ઉભા થયા જગ્યા કરો તો આ વાઘા ખાચર પાછી આવી મહારાજ આવી ઉભા આ તો પોટલામ શું છે અમારા માટે લાયવા છો ને પાછા દેતા નથી અરે મહારાજ ના ના નહી નહી લાવો સંતાડો છો કોના માટે લાવ્યા લાવ્યા છો કેમિયાની વસ્ત્રો આ બધા લાવ્યા છે ને હમણાં રંગોત્સવ થશે ને ત્યારે એ કઈ કામ નહી આવે આજ પહેરવાના કામ આવશે અને મહારાજ એ વસ્ત્રો પહેરીને રંગોત્સવ રમા બધાના વસ્ત્રો પહેર્યા રહ્યા આજ જ પહેરવા પડશે જરિયાની વસ્ત્રો ત્યાં કામ નહી આવે આ પહેરવા પડશે પહેરા રંગે રીમા રંગ રંગોત્સવ પૂરો રસમસ થઈ ગયા હોય ને હા એ પછી બધા બે વસ્ત્રો સુરવાળ અને કેળ્યું જામો એ કાઢી અને વાઘા ખાચે ને અમરા ખાચે નાખી લ્યો આ રાખજો પ્રસાદીના પાછા એક હવે શું થયું મજાની વાત હવે છે ઉત્સવ પૂરો થયો રંગોત્સવ રાત પડી ગઈ ઉતાર આવી ને સુતા અમરા ખાચર ને વાઘા ખાચર અર્ધિક રાત ભાંગી ત્યાં જય હો વાઘા ખાચર નય હોય જય કા તમારો જય જય કાલે આપણો જય જીકર કોણ કરે ભાઈ દાદાના દરબારમાં સજાનંદ સામે જય જીર થવો જોઈએ આ વાઘા જય હો અમરા જય હો આ શું છે બધું સકળ થઈને જોવે ત્યાં તો આકાશમાં છે ને ઓ કેટલાય દિવ્ય પુરુષો ઉદ્ધાર કરી નાખ્યો તમે અમારું કલ્યાણ કરી નાખ્યું જય હો જય હો અરે પણ તમે કોણ છો કોણ છો છો તમે જે ભગવાન સ્વામી નારાયણ અને જામો પહેરાવ્યો ને હા અમે કપાસની સાઠીયુ ના જીવ છીએ કપાસ ના જીવ છે અમારા આ કપાસ રોજ એના કામમાં આવ્યા એ સામાન્ય છે એને તમે અમારા વસ્ત્રો પહેરાવ્યા અમારા ઉદ્ધાર થઈ ગયા લઈ જય હય જય હોઉ આટલું કામમાં આવ્યું એનો એ ઉદ્ધાર થઈ ગયો આ સમ્યક પૂજા કહેવાય કર્મયોગીઓ ભાવ જો સેવા થઈ જા જ્ઞાનીઓની સમ્યક પૂજા શું છે સર્વમ ખલવિદમ બ્રહ્મ સર્વમ ખલવિદમ બ્રહ્મ સર્વમ વાસુદેવમય મિતિ બધું જ વાસુદેવમય છે ક્યાંય બીજું ભગવત વાસુદેવ કાંઈ ન દેખાય એ નામદેવ કૂતરામાં પણ ભગવાન દેખાય કોરી રોટલી ચોપડો માટે ઘી કઠોરી લઈને દોડે આવી જેને એક સ્થિતિ થઈ એને પછી મુક્તિ ક્યાં છેટી છે આવી રીતે સમ્યક પૂજા જેને કરી એટલે પહેલી વાત પૂજા કરો હમણાં મેં વાંચ્યું તમને આશ્ચર્ય થાય છે ભણેલા ગણેલા ને શેખાદમ આબુવાલાનું હું વાંચતો હતો તો એ અમેરિકા ગયા તમે નામ તો અમદાવાદના કવિ શેખાદમ આબુવાલાનું સાંભળ્યું છે અમેરિકા ગયા તો આઈન્સ્ટાઈન ને મળવું હતું આ બહુ આ પ્રસંગ એજી છે એમાં એમ જ જો હોય તો બહુ તાજુગીનું કહેવાય તો શેખાદમ આબુવાલાએ આઈન્સ્ટાઈનને મળવા માટે પ્રયાસ કર્યો આઈન્સ્ટાઈને સમય આપ્યો મળવા ગયા સાંજના સમયે પણ ત્યાં એને શું જોયું જે સમય આપ્યો તે સમયે ભારતીય છે ધાર્મિક પુરુષો હોય એમ માનીને આઈન્સ્ટાઈને એને પોતાની દૈનિક રોજની સાંજની સામૂહિક કૌટુંબિક પ્રાર્થનાના સમયે શેખાદમ આબુવાલાને બોલાયું અને આઈન્સ્ટાઈન ત્યારે અડધો કલાક સુધી આખો એ પરિવાર ભગવાનની પ્રાર્થના કરતું આવડો મોટો વિશ્વનો વૈજ્ઞાનિક માણસ રોજ અડધો કલાક સામૂહિક ભગવાનની પ્રાર્થના કરે આરાધના કરે એ જ બતાવે છે કે ગમે તેવા હો પણ ઈશ્વરની ભક્તિ વગર જીવન શૂન્ય છે આજે બધા ભણેલા ગણ્યાને ઇન્કાર કરે છે એ જરૂર નથી પણ મને એક એસએમએસ આવ્યો હતો ને એ તો મને બહુ ગમો એ તમને કહી રહ્યું કે ભગવાનની જરૂર છે માટે ભક્તિ કરજો પૂજા કરજો ભજન કરજો કેમ તો કે જીવનના બધા પ્રશ્નોના જવાબ ગૂગલમાંથી નથી મળતા ત્યાં સમસ્યા ના સમાધાન નહી થાય બધા ઇન્ટરનેટમાં પણ ભગવાન આપણું મોટા મોટું સમસ્યાનું દુઃખનું અને સર્વ પ્રકારનું જીવનનું સમાધાન પણ છે આશ્વાસન છે અંતિમ પ્રાપ્તિ પણ છે માટે पूजा न करता होने पर्सनल व्यवस्थित कीधुरी रीते पूजा करी बीजू प्रत्यक्ष भाव थी तीजू तन्मयता थी एकाग्रता थी और चौथ बदा देह भाव बदा अलगा कर અને સમ્યકપણે પૂજા કરી કહેવાય એવી રીતે પૂજા એકવાર થઈ તો બેડો પાર છે એટલે શંકરાચાર્ય જે કહે છે કે એકવાર જેને ભગવાનની પૂજા કરી એને શું યમદૂત અડી શકે મતલબ કે એને મુક્તિ મોક્ષ ભગવાનની પાસે પહોંચવાનું રોકડું થઈ ગયું છે આપણી પૂજા સુધારીએ અને એવા થઈએ એવી મહારાજ આપણા પર કૃપા કરે એટલી પ્રાર્થના સાથે વિરમું સહજાનંદ સ્વામી મહારાજ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 आम करने की तमें सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जोड़ेला रहो